रूप अनुपम, सार लोल। बजता फन करे लोल। अनुपम नाम लोल। जैने शेष सहस्र मुख गाय निगम ने सुंदर रूप अनूप चरणे न लोल नकशिख प्रेम सखीना लो આવો ઓ મારા મીઠડા લાલ ચો તરી મરતી જતન કરી રાખો मिठड़ा लाल जो उतारी रेला। कहे, ए मोहन, ए मिठडा मारे तमारी दर्शन छे निरखवी छे प्रेमानंद स्वामी श्रीजी महाराज ने मीठा कहे मीठा कहे तो ये उपर आपने अपने सांभ कि सेजे सेजे श्रीजी महाराज के मीठा लगतावचन आप गुणों विषे थोड़ा श्रवण करू एक तो सुंदर चेहरा हो तो स्वाभाविक कोई व्यक्ति गमे बीजी बात थी कि मधुरवाणी होधुरवाणी बदा गुण अपने जोया तो श्रीजी महाराज ने एवं सुंदर वाणी और यहाँ गुणे युक्त थी मने कोई मे तो तुरंत य गमी जाता तीज लक्षण है कोईपण व्यक्ति अपन से जे गमे एनू के व्यक्ति हेताड़ होनेहाय मयाड़ ममताड़ू हो अपन ने हेत वर्साती हो तो सेजे गमी जाए सज अमुक लोकों ने अपने सेजे आम बोला राखी थोड़ा राखी थोड़ा हड़ी मै त्या तो ये अपनी साथ यहाँ हड़ी मी जाए कि जाने अपने वर्षो थी ओ ટ્રેનમાં બસમાં કોઈ જાહેર સ્થાને કંઈક એવી વ્યક્તિઓ સ્વાભાવિક મળતી હોય કે સે જે થોડી વાર બોલાવો ત્યાં તો આપણને કુટુંબની જેમ ભળી જાય એનું કારણ શું છે એ માયાળું વ્યક્તિ છે મમતાળું છે હેતાળ વ્યક્તિ છે અને ઘણા લોકો એવા હેતાળ હોય જ કે તમે જોયું છે કોઈને ઘરે આ શહેરોમાં રહેતા હોય તો પછી ગામડેથી કંઈ એવી ચીજવસ્તુ આવી હોય કે સારા ફળ આવ્યા હોય મોંઘી કેરી આવી હોય કાઠિયાવાડમાંથી કોઈ મગફળીના ઓળા આવ્યા હોય તો એ ઘરમાં એકલા નહીં ખાય એ જે બીજા હોય એ બધાને બોલાવશે કે છે કે આપણે સાથે બેસીને ખાઈ જમીએ કારણ કે એને બીજાને હેત કરવું ગમે છે हेत आप गमे छता पक्षी एवं तब ग बोलावो चलावो राखो हेत आपो तो कोई प्रत्युत्तर जो कोई साव लुखा <laughs> तेने घनी जमाड़ो साचवो તો એ કંઈ લગાવ જ ન થાય તમારે ઘરે આવીને પાછા કેટલી વાર જમી જાય બેસી જાય તો એને કોઈ દિવસ ન થાય કે આપણે ઘેરે બોલાવીએ આપણે ઘેરે કંઈક આવું કરવું જ જોઈએ કારણ કે લુખા છે દિલના કોરા છે તમે લુખા શબ્દ જે વાપરતા હો પણ દિલના કોરા છે તમે જોયો ગાયો છે ને એ હેતાળ પ્રાણી છે તમે એને છે હાથ ફેરવો અને સે જ આમ હાથ ફેરવીને આમ કરો ત્યાં તો ગાય તમારી પાછળ પાછળ ચાલે તમને ચાટવા માંડે તમારા હાથ ઉપર ને તમારા શરીર ઉપર એની આખી ડોકી ઢાળી દી અને સાવ સમર્પણ હોય ને એવું ભાવ બતાવી ભેંસને તમે હાથ ફેરવો તમે ખવડાવો તો ખાઈ લે પણ જવાબ કાંઈ મળે નહીં તમને આંખમાં કોઈ અમી ન આવે એમાં ઘણા એવા હોય એ ભળી જાય થોડો તમે રાખો તો તમારા પ્રસંગોમાં તો એ આમ દોડી દોડીને કામકાજ કરવા માંડે કહેવું પડે નહીં સામેથી આવી જાય બોલજો અડધી રાતે બોલાવજો અને બોલાવ્યા વગર પણ આવી જાય ન બોલાવો તો એને દુઃખ થાય કે તમે એમને બોલાવ્યા નહીં અમે તમને મદદ કરીએ આનંદ આવે મળીએ અને ઘણા આપણે ઘરે ગમે તેટલી વાર ખાઈ જાય પી જાય રહી જાય અને પ્રસંગે તમે કહો આવું છે તો આવું તો હતું પણ મારે જવું પડે એવું છે કારણ કે વૃત્તિ કોરી છે તમને એવા ઘણા અનુભવ થયા હશે અમને એવા ઘણા અનુભવ થતા હોય કે આપણે ઘણા બહુ ગમે તેટલું એવા હરિભક્તો એને રાખો તો એને કઈ ન આ છોકરાઓ હોય ને ભણતા હોય ને એમાં ઘણા છોકરા એવા હેતાળ હોય એક બે વાર જ એને બોલાવ્યા હોય તોય વેકેશનમાં ઘરે જાય તો સાધુઓને ફોન કરવો વાત કરવી જે સામેદાણી કરવા કેમ છો અલગ કરવો એવું સ્વાભાવિક હોય અને અમુક ગમે તેટલો પ્રસાદ ખાય છે ગમે તેટલું હોય તો એને કશું ઉગે જ નહીં તો એ માણસો કોઈને ગમતા નથી પછી એ પોતે વ્યક્તિગત રીતે પણ ગુમાવે છે ને બીજી રીતે પણ ગુમાવે છે એટલે કોઈ બહુ સરસ કીધું હસમુખા હેતાળ અને મરકીને કાઢે વેણ મરકીને એટલે હસીને હસમુખા હેતાળ અને મરકીને કાઢે વેણ એટલે હસીને શબ્દ બોલે એને કાંટોય મ વાગ ભલે હોય પારકા શેણ એને એક કાંટોય ભગવાન તું વગાડતો નહીં કે આવા માણસો ક્યાંથી મળે એની સામે બીજું કહ્યું કે કાળમુખા અને કરડકણા વલવલ કાઢે વેણ જયારે બોલે ત્યારે આપણે કાળોતરો કરવડ્યો ભલે હોય પોતાના શેણ પોતાના સંબંધી હોય તો એને કાળોતરો કરડજો ભાઈ આવા શું કામના જીવીને તેથી જીવવું એ એક જીવનની રહસ્યમય કુંજી છે ગમે તેટલા તમે લાઈફ પર્સનાલિટીનાર ભરો પણ જીવનમાં પ્રેમ છે ઘણા લોકો પરદેશોમાં તમે જતા હો તો એ બધા બસ ની ક્યુમાં અને બધા ઉભા હોય કોઈ કોઈને કઈ બોલાવે જોયે આમ આમ જ હોય બધા જોવે નહી તમે એને સામ જ નીચે જોઈ જાય એ લોકો હિજરાતા હોય છે જીવનમાં એ તો એની સંસ્કૃતિનો અભ્યાસ કરો તો ખબર પડે અને આપણે અહીંયા મોટો વર્ગ એવો છે કે જે હળે મળે એ આનંદ છે ઘણા બધા તો માનસિક સ્ટ્રેસ આ તે બધું હળવા મળવાથી ઉડી જતા હોય એ સારી વાત છે એટલે હેતાળ માણસ બધાય ગમે તો શ્રીજી મહારાજનો હેતાળ સ્વભાવ છે અને એક બીજી વાત હેતાળ ઘણા લોકો स्वार्थ होने हेत, हेत न कहवा महाराज हेताल बहुत हेत आपे तो आता पेली वसण व्यसन हो बरफ भरियो हो तेने आजूबाजू अड़ो बेसो तो ताढ़ ज लगे न જે માણસમાં હેત અને પ્રેમ ભર્યો છે એની પાસે જે આવે એને ટાળું જ થાય શાંતિ થાય હેત મળે શ્રીજી મહારાજ મોટા સંતો બધા એવા હોય ભુજના ઘનશ્યામ સ્વામી હોય કે જે જાય એને હેત જ કરે એનો કાન ખેંચે ગાલ ખેંચે માથે હાથ મૂકે પ્રસાદ આપે અને હેત જ આપે આપણે પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશાજી સ્વામી હેતા એ નાનો નાનો હાથ માથે હાથ મૂકે દાઢી હાથ મૂકે સુખ દુઃખ પૂછે એને દુઃખે રડવા માંડે ભગવાનને પ્રાર્થના કરવા માંડે આ બધા નામ એવા ગુણ પ્રેમ પ્રકાશ સસ્વભાવ હોય જોગી સ્વામી હોય તો આખો હેતનો એવો ગંભીર અને ગૂઢ પ્રભાવ પણ હેતાળ વ્યક્તિ કોઈ આવે બેસે શ્રીજી મહારાજને તો જીવો પાસેથી આ લોકમાં મનુષ્યો પાસેથી શું સ્વાર્થ છે કઈ જોઈતું નથી નિઃસ્વાર્થ હેત આપે છે હેત આપવા માટે તો એમને ધરતી ઉપર અવતરણ હોય છે પણ બહુ હેતાળ એટલે એમની સાથે જે રહ્યા છે એ જ લખે છે એક જ વાક્યમાં ઘણું બધું કહી દે છે હરિસ્મૃતિમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે અતિ હે તે ભર્યું છે હૈયું કે નાથ નિરખ્યા છે હૈયું કે નાથ નિરખ્યા હરિસ્મૃતિને એમ નિરાતે બહુ વાંચવા અને મનન કરવા જેવી છે એક જ પંક્તિ લખીને અતિ હે તે છે હૈયું કે નાથ ની છે અમે બહુ જોયું છે આ બહુ અનુભવ્યું છે એમનું જે હૈયું છે ને અતિ હેત ભર્યું છે હેતથી ભરેલા છે અને એ જયારે સંતો ભક્તો ગામડેથી આવતા હોય મળતા હોય તો શ્રીજી મહારાજ ઉભા થઈ જાય સાધુ જોઈને ઉભા થઈ જાય એને ઉભું થવાની જરૂર ના હોય પણ ઊભા થઈ જાય દંડવત કરતા હોય તો બથમાં ઘાલીને બેટી પાડે હરિભક્તો આવે તો એને મહારાજ હેતથી આમ જોઈ રહી સંતોને તો બથમાં ગાલીને બેટે માથે હાથ મૂકે સંતોને જો એવા હોય તો એ ભાવ થાય થાય છે બે ચરણ લઈને છાતી હડાડે તો એ મહારાજ રાજી થાય આમનો અનુભવ છે ને અતિહેત વરસાવતા એક વૈરાગી સાધુને જયારે આટલો અનુભવ થતો હોય કે સહજાનંદ સ્વામી અતિ છે તો બીજાને તો શું અનુભવ થાય કયો જે હેતવાળા હોય જો કે નિષ્કુળાનંદ સ્વામી અતિહેતાળ જ છે પણ મૂળ પ્રકૃતિ તો અતિ વૈરાગી છે ને એને એમ થઈ જતું હોય કે આવું હેત આપણે બીજે જોયું નથી તો સ્વાભાવિક જે હેતની પ્રકૃતિ પ્રેમાનંદ સ્વામી જેવાની હોય સચિદાનંદ સ્વામી જેવાની હોય એને તો શું થતું હોય દરિયા ઘૂઘતા હશે ને બહુ હેતાળ અને હકીકતમાં છે અતિશય હેતાળ વ્યક્તિત્વ અને એ બધમા ગાલીને સંતોને ભેટે મળે પછી સુખ દુઃખ પૂછે પણ સુખદુઃખ પૂછતા પૂછતા તો પલંગની કોર ઉપર જાય અને આમ તાકીન જોવા માંડે શું પછી શું થયું પછી શું થયું ઓતપ્રત થઈ જાય હવે ત્યાં અંતરિયામી પણ વાપરે કે આમને બધી ખબર છે આમ જુઓ તો બધી ખબર જ છે ને તમ મને શું જાણો હતો ભગવાન તો બધી મને ખબર છે તો શું જામે તમે કયો પણ જાણે અંતરિયામી જ નથી એવી રીતે એને પૂછે અને એની જે ભાવના હોય એમાં એક ઓતપ્રત થઈ છે અને પછી પાછા તરત કે હલો હલો પહેલાં તમે ભોજન કરી લે હલો અમે તમને જમાડીએ અને પોતે ઊભા થાય અને પોતે એનો હાથ પકડીને લઈ જાય ઘણી વાર તો પોતી આસન પાથરીથી લ્યો બેસો બેસો એમના માટે થાળ આવ્યો જમાડવા માટે પીરસવું છે ને એ આમ જુઓ તો સામાન્ય સર્વિસ છે પ્રવૃત્તિ છે પણ શ્રીજી મહારાજને પીરસવા માટે આપણે હજી આપણે જોઈએ છીએ મોટા સંતો એક પીરસે પછી હાથ ધોઈ નાખે આ ભગવાન સ્વામિનારાયણ સંતો તૃપ્ત થઈ જાય ત્યાં સુધી પીરસા કરે ત્યાં સુધી પીરસે એક પ્રસાદ આપી દે તો વાત પૂરી થઈ જાય ને સંતો તૃપ્ત થઈ જાય મેં બધાને બે બે લાડુ આપી દીધા તો હું બેઠો છો દર્શન કરો આખે શરીરે પરસેવે પલળી જાય અને પાંચ વાર નો તો નિયમ જ પાંચ વાર તો પીરસવું જ થયા પંચ વાર પાંચ વાર તો પીરસવાનું પાંચ વાર અને પાંચસો પાંચસો છસો છસો સંતોને પીરસવું એટલે થાકી દાવ પચાસ માણસને પીરસી પંક્તિમાં બુફે નહીં પાંચસો પાંચસો માણસો પાંચ પાંચ વાર પીરસવું અને પાછું એમાં મોળા પડે નહીં એનું એ જ લક્ષણ છે ને લ્યો લ્યો લ્યો એક લાડુ લ્યો એક લાડુ તો માથે હાથ મૂકો અને પોતે પાછા કેટલા તપસ્વી અને કેટલો ત્યાગ અને તપ ગમે જયારે જમાડવા ઉભા થાય ત્યારે એમ લાગે કે આને તપ ત્યાગને કોઈ મેળ જ નથી નહી તપસ્વી કોઈને જમાડી શકે એટલું ઉલટન બીજો જમે ને એને લોહી મળે ગણાય નથી સજ્જન સજ્જન સેવા ભાવીને ભાવિક હરિભક્ત રસોઈ આપે સંતોને થાળ બનાવે સંતો પછી દૂધપાક પૂરી આ બધું જમતા હોય તો જેને ન આપ્યું હોય એનો જીવ બળતો હોય મારા બેટા પણ જમાડવા જયારે સંતો ઉઠે ત્યારે તમને લાગે જ નહીં કે આ તપ ઉપર ક્યારે વાતો કરતા છે અને કોઈ સંતને સંકોચ ના થવા દેખ લ્યો તમે તો બહુ મોટા છો ને લાડવા મૂકતા જ ને હું જરાક દેખાડું છું કે આપો નહીં તમે ના લ્યો તો એ નારાજ થાય કેમ લેતા નથી લે એટલે અદભુત માં તો એને ત્રેવીસ લાડુ જમાડ અને કેવી રીતે ખબર બે લાડુ લે તો બે ચરણ દઉં લાવો હજી બે લે તો માથે બે હાથ નું લાવો એમ કરી કરી જમાડ્યા અને આટલા જમાડ્યા ત્રેવીસ લાડુ પછી શું કે માંદા એ બહુ જમાય નહીં કેવી મજા આવતી છે અમસ્થા એ સાધુઓને ભૂખ્યા રાખે તપ કેવા કરાવે કેવા પ્રકરણો ફેરવાવે ઉઘાડે હિમ ફેરવાવે તડકામાં સુવડાવે રખડાવે પગમાં પાવલિયા ન હોય આમ રખડાવે છતાં એકવાર શ્રીજી મહારાજ આમ જાલા જતા હતા અને મોજડી પહેરેલી સંતો સાથે હજી થોડોક ઉનાળો તપ્યો હશે એક વૃક્ષ નીચે આરામ કર્યો બેઠા ને મહારાજ થોડા આમ પગે બે ડગલા આમ જવાયું પગ બેળ્યા તો મહારાજ ઓહો આટલી બધી ધરતી તપી ગઈ સંતો તમારું શું થતું છે પોતાનું મોળીડું ઉતારી ફાડી ફાડી અને સંતોને પગે પાટા બાંધ્યા પોતાને હાથે જ બાંધ્યા કેવું હે બહુ હેતાળ વે જમાડતા થાકે નહીં મુખમાં લાડુ આપે લેજો એ ભગવાન મુખમાં લાડુ આપતો છે કેવી મજા લેજો લેજો એક લાડુ અને સંતો લઈ લેતા હશે લાવો બહુ જમા શાખોત્સવ શું છે પોતે રસોઈ બનાવે એટલે જેને એના માટે રસોઈ બનાવતો આ રસોઈ બનાવે એક દિવસ નહીં રોજ બનાવેત વગર થાય પોતે રસોઈ બનાવે સંતો માટે એવું નહીં સુરા ખા બધા પાર્સોદો થોડા જતા તોય તો એ ઘણી પોતે જાતે બાટી ભાખરી એવું બધું બનાવી રસોઈ પકાવી પેહલા પાર્ષોદો જમાડે જમવા બે અમસ્થા એ ગામ બધા મૂકી મૂકીને એની પાછળ ફરતા હશે હે બહુ હેતા હેત છે ને માણસને પોતાનો કરી નાખે એક વચ્ચને ગામ ગરા ધન સમૃદ્ધિ બધું છોડી નીકળી જાય એ હેતે કરીને હેતેક કરી નીકળી બહુ હેત ખૂબ સાચવે ખૂબ જ મારડ ગામને તળાવે સંતોને પંક્તિ કરી ખીચડી ઘી ને દહીં આટલું જ હતું પણ શ્રીજી મહારાજ બધાને ખીચડી પીરશે પોતે પીરસે જ એમ એને સંત ભાળે અને એને પીરસ્યા વગર રહી ના શકે પીરસવું ભેટવું સંતો રહી જ ના શકે તમે મારા કરતા ઊંચી સ્થિતિ વાળા હો ને તમે સામે બેઠા એમાં તમે મારા કરતા ઊંચી સ્થિતિ વાળા હો ગ્રસ્ત છો ને મેં તો હું તમારાથી નીચી આધ્યાત્મિક સ્થિતિવાળો હોઉં પણ મેં આ ભગવું પહેર્યું છે ને તો તમારા કરતાં મને વધારે આદર આ ભગવાને લીધે આપે આ સહજાનંદ સ્વામી છે મારો સાધુ છે એમ આવું આવું એમનું હેતનું અંગ છે કેવા કેવા ગુણ છે જો વિચારો તો બધું કેવું નીકળે છે તો એ ખરડ ગામને તળાવે બધા સંતોને મહારાજે ખીચડી પીરશે પછી એના ઘી પીરશું પણ નિષ્કામ આનંદ સ્વામી હતા ને બસ એ મહારાજ પીરશે પણ એને ક્યાંય ધ્યાન જ નહીં મહારાજની મૂર્તિને આમ જોઈએ જ રાખે મહારાજ હાલે ચાલે પીરસે બસ આમ જોઈએ જ રાખે જોઈએ જ આમ આમ જ્યાં બાજુ જાય એ બાજુ વળે રાખ બસ આમ જ જોઈ રહ્યા એવા એ તો આમ ચંદ્ર અને ચકોરની જેમ જોઈ રહ્યા બધાને પીરસાઈ ગયું ઘી પીરસાઈ ગયું તો એ તો બસ આમ જ જોઈ રાખ મહારાજની પાસે આવ્યા શું મારી સામે જોઈ રહ્યો છું જમ જમવામાં બસ એ તો જોઈ રહ્યા શ્રીજી મહારાજ હેઠા બેઠા પોતાના હાથે એના પાત્રમાં ખીચડીને ઘી ચોળી સરખું કરી અને કીધું લે હવે તું જમવા મળ છોકરાને તૈયાર કરી દે ને સમજાવે ને પછી કે લે હવે તું જમવા મળ ત્યારે નિષ્કામાનંદ સ્વામી જીમા આમ ખીચડી ચોળીને એના જમાડે એવું ભગવાનનું ચરિત્ર તમને અષ્ટાદશ પુરાણમાં કંઈ મળે છે આ એક સહજાનંદ સ્વામીનું ચરિત્ર છે બહુ હેતાવશે હવે તમે કયો છે પ્રેમાનંદ સ્વામી એમ કેમ કે મીઠડા નથી એમ એક શબ્દમાં તમે જોવો આપણે તો કેટલો કેટલો આનંદ આવે છે આવો મારા મોહન મીઠડાલા કેવા કેવા આપણને તો શું છે સાધુઓને બહુ તપ કરાવ્યું ત્યાગ કરાવ્યું બધા ભૂખ્યા રાખ્યા ને એવું બધું બહુ દેખાય ક્ષમા રખાવીને માર ખવડાવ્યા એ આપણને દેખાય એટલે ઘણા નથી બોલતા કે આપણે એ વખતે હો તો પાર ન પડત એવું એવું ઘણા કે છે જ નહીં કે ભાઈ આપણે એ વખતે હોત ને તો પાર ના પડત અરે બાપલા પાર એના પ્રેમથી પડી જાત આપણે આમ તો ક્યાં પાર પડે અત્યારે અત્યારે ત્યાં પાર પડી ગયા છો પણ જો હોત તો એના હેતે કરીને પાર પડી જાત હેત બહુ મોટી ઊંચકનારી તાકાત છે ઊંચકી લેવી શક્તિ છે સ્વરૂપાનંદ સ્વામી બીમાર થયા શરીરમાં ખૂબ પિત્તનું જ્વર એટલે આખું શરીર આમ તપે અને દાહ થાય શ્રીજી મહારાજ એની પાસે ઢોલીઓ નાખી બેસે અને પોતાને હાથે ચંદન ઘસે શ્રીજી મહારાજ સામે ઓરસીઓ મૂકે પોતે ભેટ બાંધે ચંદનનું લાકડું લઈને પોતે જ ચંદન ઘસવા બે છે તમે જે ચંદન ઘસો છે ને ખબર છે કે એવું અઘરું કામ છે બે મિનિટમાં આપણને એમ થાય કોઈ આવે અને એમ ક્યાંક લાવો હું ઘસું તો એવો મીઠો લાગે હ તમારે જેવા કોઈ નહીં ખરું કે નહીં તો શ્રીજી મહારાજ પોતે ઘસે તો શું ત્યાં સંતોન પાર્સદો નહીં હોય એમની આસપાસ તો કેટલા હોય આગ્રહ નહીં કરતા હોય તો તરત ના પડે નહીં સ્વરૂપાનંદ સાહેબ માટે તો હું જ ઘસીશ અને પોતે જ ચંદન ઘસે કટોરામાં ઉતારે પાછા પોતે લઈ જાય પોતાને હાથે સ્વરૂપાનંદ સ્વામીને શરીરે એ ચંદનનો ખરડ કરે અને સ્વામીને પોતામૂકે પાણીના અને ખુરશી નાખીને બેસે કેમ છે સ્વામી હવે મહારાજ એ જે હોય તે તમે બેસો છો દર્શન આપો છો બહુ શાંતિ છે જો તમને ગમતું હોય તો હું બેસું તમે માનશો માનશો તમે દિવસો સુધી આખી રાત શ્રીજી મહારાજ સ્વરૂપાનંદ સ્વામી પાસે બેસતા સવારે ચાર વાગ્યા સુધી બેસે અને પોતાના વન વિચરણની પોતાના જીવનની લીલાઓની શાસ્ત્રોની કથાની વાતો કરે બસ એકાદ પાર્ષદ હોય બેઠા હોય તો ભલે એ ઊંઘી જાય તો ઊંઘી જાય પણ આ બે જણા બસ બેઠા હોય સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ પણ તમે આખી રાત તમે અમારા માટે થોડું ઓછું કર્યું છે તમને જેમ અમારા દર્શનથી સુખ આવે છે સ્વામી એમ મને તમારા દર્શનથી સુખ આવે છે અને એ વાત તો શાસ્ત્રના પુરાણની એટલે જૂની વાત થઈને હું તમને અત્યારે કહું છું તો બસો વર્ષ પહેલાની વાત થઈને પણ આપણે જોગી સ્વામીના અગ્નિસંસ્કાર વખતે આપણે ન ભક્તને શ્રીજી મહારાજ જોગી સ્વામી સામે આમ જોઈ જ રહ્યા જોઈ જ રહ્યા એમને સુખ આવે ને એનો પુરાવો છે આ તો જૂની વાત નથી ને આ એકદમ નવી વાત છે એટલે ગુણાતીતાનંદ સ્વામી કે છે કે ભગવાન તો જીવનું સામુ જોઈએ જ રહ્યા છે એ બાપા જે વાતો કરી છે એ બધી અનુભૂતિ જ કરી છે બહુ હેત વર્ષાવે શ્રીજી મહારાજ આવું આવું કોણ કરે કોણ કરે બે જણાને વડીલ વ્યક્તિ હોય આરાધ્ય વ્યક્તિ હોય તે પાંચ જણાને કહી દે કે ભાઈ તમે સેવામાં રહીજો ચંદન ચોપડજો ચર્ચજો ઠંડા પાણીના પોતા મૂકજો અને ધ્યાન રાખજો રાતે બેસજો કોઈ પણ પોતે બેસે એ કેટલો હેત હશે શમી મુંજપુરના પહેલાં શંઘા ભગતની આપણે વાત કરીએ છીએ ને બહુ હેતાળ સચ્ચિદાનંદ સ્વામી પાસે પછી એમને રાખ્યા અને પછી બહુ હેતની પ્રકૃતિ એમની પણ ખરી સચ્ચિદાનંદ સ્વામી એમના ગુરુ એટલે પાછું હેતની પ્રકૃતિ બેવડાય જાય મહારાજ વગર જરાય રહી ના શકે એમાંય એમને વડતાલ જવાનું થયું આનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે કોઈ બળદગાડું ચલાવે એવો પાર્ષદ હોય તો મોકલજો તો કોઈએ કીધું કે આ શંઘાભગત છે મહારાજ જાઓ બણો વખત ગયો વડતાલ ગયા પછી ઉત્સવ થયો સતત એમ થાય મહારાજ મને બોલાવી લે પછી એમાં એ મહારાજે અહિયાં રઘુવીરજી મહારાજનું ગાડું ચલાવવા માટે કોઈની જરૂર તો કે એવો કોઈ પાર્સદ મળે તો કે હા એવા તો પેલા સંગા છે બોલાવો તો મારે કાગળ લખ્યો આનંદ સ્વામીને કે એમને અહીંયા મોકલો એ સમાચાર આવ્યા ને ઉતાવળા થયા સ્વામી હવે મને જવું છે હા હું વ્યવસ્થા કરી દઉં છું નહીં હવે મારે જવું છે હવે મારે જવું છે હવે મારે જવું છે સ્વામીને બહુ જ કામ મંદિરના બધા કામ ચાલતા હોય એક ભોમિયો કોઈ હરિભગત સ્વામી અમને જાણે કે આને કંઈ ખબર નહીં રહે હેતમાં અને ભોમિયાને બધું સમજાવ્યું હતું અને સાચવીને લઈ જજે અને મહારાજ પાસે પહોંચાડજે એ પૂજા એને એ હોય પડી જાય કે રહી જાય તો તું જ આ એમ બધી સ્વામી આનંદ સ્વામી બહુ વ્યવહારું હતા એટલે ભોમિયાને સાથે મોકલ્યો અને જણા ઉપડ્યા પણ ભાઈ આ સંગા ભગતને તો હેતમાં એવી ગતિ પકડે ભોમિયા પગના વળ ચડી જાય પેલો પાછળ પાછળ પણ આ જાય આ દોડે છે કે ચાલે છે એ જ પોતાને ખબર પડે નહીં ભાવમાં હેતમાં ખોવાઈ જાય કઈ ખબર પડે નઈ પેલો રાયડો પાડે પછી બહુ આવું થયું ને પછી એને એક બે વાર સંભળાવી દીધું આમ તું ઉતાવળે દોડી દોડી જાય છે તે પગમાં વળ ચડી જાય છે પિંડીઓ ચડી જશે અને ત્યાં કોણ તારી માં બેઠી છે તને ઉનો ઊનો ગોળ ઘી પાસે આમ એક બે વાર કહી દીધું ભાઈ ગરડા પહોંચ્યા જેવા જે ગઢપુરના પહેલાંમાં ગામના ગોંદરે પહોંચ્યા છે અને મહારાજે જીવબાને કીધું જેવા હતો કે હા ગરમ કરેલું ઘી અને એમાં સરસ મજાનો ગોળ નાખી કાંસાની મોટી તાંસળી ભરી મારી પાસે લાવો લાવીને મહારાજે ઢોલિયા નીચે ઢાંકીને મૂકી દીધું અને જેવા પહેલાં બે આવ્યા એટલે દંડવત કરવા માંડ્યા સંગા ભગત એટલે મહારાજ ઊભા થઈ હાથ પકડી લીધો પગે લાગવા ગયા ને તો પગે લાગવાનું પછી દંડવત કરવાનું પછી પેલી ઘીની તાંચડી લઈને મહારાજે ઊભા ઊભા કીધું ઊભા ઊભા તમે ઘી ગોળ પીવો આ કહેતો હતો ને કોણ તારી માં બેઠી છે જો હું બેઠો છું ગરમ ગરમ ઘી ને ગોળ પીવડાવે લ્યો અને પછી પગે લાગવા દીધું પછી બેઠા પછી ખબર પૂછાય આ બધા પ્રસંગો કેવા છે કેવા હેતાળ કેવું હે એનો કેવો પ્રતિસાદ આપેદાન પ્રસંગ જાણો છો ને ટૂંકમાં જાણો છો ને પછી મહારાજ ખીજાય દાદા ખાચર નહીં એક મ્યાનમાં બે તલવાર નહી કા હું નહીં કા સચ્ચિદાનંદ નહીં સચ્ચિદાનંદ સ્વામી પછી કીધું કે તમે થોડો વખત જતા રહ્યો એટલે ગેલાને કાંઠે જઈને બેઠા ગેલા નદી પછી ત્યાં જઈને એ તડકો બપોરનો વૈશાખનો ઉનાળો જેઠ વૈશાખ તપતા હોય ગેલાના પટ પાણી વગરના તપતા હોય અને એક તો મહારાજનો વીર હોય એમાંય પાછા એમને આવી રીતે મોકલ્યા અને મેં મહારાજની આજ્ઞાને રૂચિ ભંગ કર્યો એનું તાપ વિરહમાં પછી કીર્તનો ગાય અને મહારાજાએ અક્ષર વરડીમાં વારે વારે પેલા મૂળજી બ્રહ્મચારી પાસે ઠંડુ જળ માગ્યું મને દાહ થાય છે મને તું ઠંડુ પાણી આવે મને દાહ થાય છે તો સાકરનું વરિયાળીનું એનું પાણી પીવડાવે વારે વારે પીવડાવે પાંચ પાંચ દસ મિનિટે બ્રહ્મચારી કે તમને શું થઈ ગયું છે તમે કેટલું જળ પી ગયા તો તમને શાંતિ કેમ નથી થતી ત્યારે ત્યારે મહારાજ કે જેને પીવડાવવું છે એને પીવડાવતા નથી તો ક્યાંથી શાંતિ થાય પછી ખ્યાલ આવ્યો બોલો સચ્ચિદાનંદ ત્યાં બેઠો છો એટલે તરત બ્રહ્મચારીએ એક લોટો ભરી પાર્ષદોને મોકલ્યા અને સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે લો મહારાજે આ તમારા માટે આ સાકરનું જળ પ્રસાદીનું મોકલ્યું છે એમ મહારાજે મોકલાવું છે ઓહો ઓહો મહારાજે મોકલ્યું શું કીધું મહારાજે કહ્યું સચ્ચિદાનંદને પીવડાવ્યું એમ મારું નામ લીધું અને એમ કીધું સચ્ચિદાનંદને આ હા એમ કીધું ઓહ તો તો બહુ તો તો બહુ તો તો બહુ કહેવાય વગર પીધે ટાઢુ થઈ ગયું અને કડકડ ગટ ગટ ગટ પી ગયા ત્યાં જેવું એમણે પીધું અને અહીંયા અક્ષરો મહારાજ કે બ્રહ્મચારી થઈ ગઈ છે કેવું એકાત્મપણાનું હેત કે એને પીવડાવવાનું પોતે ટાઢું થઈ જાય એટલે ગુણાતીતાનંદ સ્વામી કે છે કે આપણે તો ભગવાનને શું હેત કરવાના आप करता तो भगवान ने अपना पर गण हेत है हमें आज के सरस है साव साची बात आप शू हेत करनेना आप जे का थोड़ा करे एनाक गणु हेत भगवान ने अपना पर साव हकीकत है आपखी नहीं सकता एनों आदर नहीं करता कि स्वीकार नहीं करता अपात्रता छे यू પછી સ્વામીએ દ્રષ્ટાંત એ આપ્યું છે ને જેમ આંખની પાપણ પાપણની રક્ષા કરે હાથ જેમ બાળકની રક્ષા કરે એમ એ તો બેઠા જો તું નમે વેત તો હું નમું હાથ એમ એક વેત આપણે નમીએ હાથ નમી જાય પણ તું જો કોઈ તો હું લોઢાની લાઇટ થોડું કે હેત આપણું તો થોડું પણ ગુણાદિતનંદ સ્વામી કે આપણા કરતા અનેક ગણું હેત ભગવાનને આપણા ઉપર છે શ્રીજી મહારાજ માળા રાખતા ફેરવતા ક્યારેક આપણે સ્વાભાવિક ચેષ્ટામાં આવે છે ને બે મણકા વેળી ફેરવે એમ લખ્યું ઘણી જગ્યાએ લખ્યું છે ક્યારેક બે મણકા એક ક્યારેક ચાર પાંચ મણકા એક આમ આમ ફેરવે મહારાજ ચાર મણકા પાંચ મણકા બધા મણકામ એક સાથે ફેરે તો રીત તો ના જ કેવાય એટલે કોઈક તો એવું હોય જ કે જે પૂછે મારા માળા ફેરવાની તમારી આ મહારાજ કે હું કઈ ભગવાન નામ નથી લેતો તે હું માળા ફેરવું તો હું તો ક્યા ગામમાં કેટલા હરિભગત મારા પ્રેમમાં છે એને જોઈને મણકામ મૂકું છું चारेमी भगत चल। चार मन का, पांच का, बे मन का, एक मन को. दिवस रात ये तो नामनी करे थे आपने तो घड़ी कर मूकी दी मुकता ये मुकी देता हो तो अपने भलू के बहु है, है? કુંડળના અમરાપટઘરે રાતના બે વાગ્યે પેશાબ કરવા માટે ઉઠ્યા અને સ્વભાવ વશ ટેવ વશ પેશાબ કર્યા પછી હે મહારાજ સ્વામિનારાયણ એમ બોલ્યા રાતના બે વાગે હોકારો દીધો શ્રીજી મહારાજે હઉ અમરાપટઘર ગયા આ કોણ પાછા ફરીને જોયું તો શ્રીજી મહારાજે અરે મહારાજ તમે તો તમે બોલા ને અરે એ તો મેં ક્યાં બોલાવ્યા મને તો પડઘર સાંભળો કોઈ એને સંભાળે એને ભગવાન સંભાળે ગુણાતીતાન સામે કીધું છો કોઈ ભગવાનને સંભાળે તો ભગવાન એની સામ અવશ્ય જોવે છે જુએ જ છે એમ વાત સાચી છે આપણે આ બધા સંતવાણીનું જે સાહિત્ય છે ને એમાં તો બહુ સરસ ઈશ્વરદાન ઈશ્વરદાસજીએ લખ્યું છે કે ગાય પશુ છે ને તો એનાય નામ હોય તો નામ લે તોય ગાય છે ને ગાય એ કાન ઊંચા કરી એને હોકારો દે આપણ નામ હુલાવતે ઓલી ધ્યેનુંય કાન ધરંત ગાય પણ આમ કાન ધરે છે એનું નામ લ્યો તોય ગંગા ગોમતી તરત ભા કરે તો ભગવાનનું નામ લીએ ભગવાન સામુ ન જોવે હોકારો ન દે એમ ઈશ્રદા જીકે છે યતાળ પ્રકૃતિ સજાનંદ સ્વામીની છે એટલે એ બહુ મીઠા લાગે છે બીજું છે ઉદાર પ્રકૃતિ છે બહુ ઉદાર આપવામાં બહુ સમજે કોઈ આવે મળવા ત્યાંથી જ એને વિચારો થવા માંડે આને હું શું આપું અને આપણી કેવી ટેવ છે કોઈ આપણને મળે ઓળખાણ થાય તો આપણને તરત એમ થાય કે આની પાસેથી આપણને શું લાભ મળશે કેટલું આમાંથી આપણે પામી શકીશું એમ ફાયદો કેટલો થાય એમ છે કોઈ ઓફિસમાં કોઈ સરકારી કામકાજમાં ક્યાં આમ ઉપયોગ થઈ શકે એમ છે તો આગળ વધીએ અને અહીંયા મહારાજને તો સતત એમ થાય કે કોઈ મળે એમ થાય કે આને હું શું આપું અને તમે જુઓ સ્વાભાવિક ચેષ્ટાઓ જ્યાં જ્યાં લખાય છે ત્યાં મહારાજની પાસે શ્રીજીની પાસે જે હોય પાઘ આપી દે હાથમાંથી વીંટીઓ કાઢીને આપી દે હાથના કાંડાને કડા પહેર્યા હોય એ આપી દે વસ્ત્રો આપે ઘરેણાઓ આપે ખેસ આપે હારીણું છઠ્ઠું વચના દીવ બંદરના પ્રેમભાઈ આવ્યા અને મહારાને ભારે ભારે વસ્ત્રો અલંકાર અને છત્ર ને બધું અર્પણ કર્યું ને મહારાજે બધા વસ્ત્રો અલંકાર પ્રેમને ધારણ કર્યા એ જ વખતે સભામાં દીનાનાથ ભટ્ટ આમોદના આવ્યા તે બધા જ ઘરેણાઓને કિંમતી વસ્ત્રોને બધું દીનાનાથ ભટ્ટને આપી દીધું લ્યો જો આપવાની ઉદાર વૃત્તિ જુઓ અને પાછી એના ઉપર વાત કરી કે જે એવા નિર્મત્સર હોય એને એમ થાય કે વસ્ત્ર અલંકાર લાવનારને પણ ધન્ય છે અને આવા કિંમતી વસ્ત્રો દઈ દેનાર મહારાજને પણ ધન્ય છે કે તરત બ્રાહ્મણને દઈ દીધું ઘોડા ઉપર બેઠાનું કોઈ ઘોડાનું છે કોઈ અમે દેખે મારે અગવડતા છે ઘોડો આપી દે પોતે પગપાળા છે તમે માનશો ધમડકા મહારાજ જતા એકલા હતા અને દમણકાના આપણે કરણીબા ત્યાં મહારાજ મધ્યાને પહોંચ્યા અને હોકારો કર્યો એટલે કરણીબા તો બહુ પ્રેમી અને તરત બારણો ખડકી દરવાજો ખોલ્યો ગઢનો મહારાજ ઉભેલા પણ શું એક જ ધોતીભર પગમાં મોજડી નહીં બીજા કોઈ વસ્ત્ર નહીં એક જ ધોતી કરણીબાની તો જીભ ફાટી ગઈ આટલો કાળો ઉનાળો અને મહારાજ તમે આ શું પેલા મને ઓછરીમાં તો બેસવા દો ઢોલિયો ઢાળી દીધો બેસાડા સ્નાન કરવાની વાત કરી પણ મહારાજ આ શું થયું કંઈ નહીં આવતો તો રસ્તામાં એવા એવા દેખાયા તો પછી મેં દઈ દીધું આવો આવો ઉનાળો હોય કોઈના પગ બળતા હોય તો મેં મોજડી દઈ દીધી કોઈને વસ્ત્ર નહોતા તો મેં વસ્ત્ર આપી દીધું બસ આ એક મર્યાદા પૂરતું રાખ્યું લ્યો બોલ ઉદાર પ્રકૃતિ કેવી આપવું આપવું ને આપવું બહુ ઉદાર અને ઉદાર વૃત્તિ જનમંગલ માં આવે છે ઉદારાય નમ એ એક જ ગુણ ઉપર બહુ મોટી વાતો છે પણ આપણે એ નથી લેતા વિસ્તાર આત્વિક ભાવ પણ ઘણા છે આમાં પણ એ આપણે નથી લેતા આપણે લૌકિક રીતે વિચારીએ છીએ કે અમુક માણસો સમાજમાં આપણને ગમે છે તો કેમ ગમે છે એ તુલનાએ સહજાનંદ સ્વામી કેમ તરત ગમતા તો આ ઉદાર વૃત્તિ એક સ્વાભાવિક આપવાની વૃત્તિ હવે કોઈને આમ છે જે આવ્યા મળવા આવ્યા થોડા રાજી થઈ જાય અને તરત આમ સોનાના કાંડા કડા કાઢીને આપી દઈએ સોનાનો હાર આપી દઈએ રાજી થઈ જાય ને જરિયાની જામો આપી દે કેવું લાગે કયો છું પાણી પાણી થઈ જાય ને ખાલી એક જ પ્રસાદી લાડુ આપે તો કેટલું થાય રાજી રાજી જ્ઞાતા સંતો પ્રસાદ આપ્યો લાડુ જ આપ્યો હોય પણ આવી મોંઘવારીમાં તમને દસ પંદર તોલાનો સોનાનો હાર આપી દે તો કેવી બહુ આપ ઘણું આપે એટલે ઉદાર વૃત્તિનો એક બીજું દિલના ઉદાર બધાનો સ્વીકાર જીવણા કોળીને એમ થાય કે મહારાજને મારે જમાડવું પણ કેમ જમાડવું જો ઉદાર વૃત્તિ કેવી કે સામેથી જીવણા કોળીનો રોટલો માગે એ અહીંયા આવ્યું હતું એ જીવણાભાઈ કેવા ઉદાર મનના મોટા મનના કેવા કે કોળીનો રોટલો હજારો માણસોની વચ્ચે મંચ ઉપર બેસી અને એ પાછો જુવાર બાજરીનો નહીં ચીણાનો અને કોઈ મઠનો કે પણ માણો મઠનો સમજો ને મઠનો રોટલો હવે મઠનો રોટલો જ ભાવે એની કોળીનો અને એના એના ફાળિયામાં બાંધીને લાવેલો ફાળિયો એટલે ધોતી માથે પાગડું બાંધે ને પાગડું એના એક છેડે બાંધીને લાવે એ કોળી આપણે હજાર વિચાર થાય અને એમાં બાંધેલો રોટલો કઈ ગરમ ગરમ આમ કોપટી પડી ગઈ હોય ને ઘી ભર્યું હોય ને એવો હતો કઈ કોળીનો રોટલો કેવું એને થતું હશે સગરામ વાઘરી લીંબલી બોલાવે મનથી ઓ આમ તો આમંત્રણ આપવાની હિંમત જ નહોતી હું જાતનો વાઘરી કૂબામાં રહું હું એમ કહું કેમ કહું હું કેમ કહું કે મારે ઝુંપડી આવો એકવાર આવો મહારા મારી મનમાં મનમાં ગાય બેઠો બેઠો રાતે ભજન ગાય આ ભજન ગાય એકવાર આવો મહારાજ અને મહારાજ ગઢડાથી ભાગ્યા આવો બધાને સૂતા મૂકીને અને પહોંચ્યા અને પેલા સગરામને તો ઓ હો થઈ ગયું મારે વાઘરીને ત્યાં મહારાજ કે બોલ નહીં કોઈને કેતો નહીં છૂપવો આવ્યો છું આખું ચરિત્ર આપણે ઘણી સાંભળ્યું છે પે કેવું કહેવાય એને પાછું વાઘરીને ત્યાં એને એટલા મને ભૂખ લાગી છે આપ તારી પાસે શું છે જમવાનું આપટલા બને નહીં જે હોય યાર શું કા રોટલા છાશ એ જયમાં એક વસ્તુ એ પણ સમજજો શ્રીજી મહારાજ પોળી વાઘરી આ બધા ગ્રહણ કરતા હતા એનો અર્થ એ નથી કે એ બધા માંસારી હતા તોય લેતા હતા એ પરમ વૈષ્ણવ થઈ ગયેલા છે એમ આચાર શુદ્ધિમાં ખૂબ માને છે સહજાનંદ આજે ઘણા બહુ એવા બધા ક્રાંતિકારી થઈ જાય છે પછી બધા ગમે તેવા એના ઘરના માંસાહારના વ્યવહારો હોય તો એના રોટલા શંકરાચાર્ય પણ ભિક્ષા માગવામાં વિવેક આપ્યો છે એમ ભિક્ષા ન લેવાય જેની તેની એ કંઈ ક્રાંતિ નથી આપણે માણસ છીએ અસર થાય કોઈના પાત્રના ભોજનની પણ જે જ્ઞાતિએ ગમે હોય પણ જ્યારે એને વિશુદ્ધ સદાચાર ગ્રહણ કર્યો ત્યારે એનું ગ્રહણ કરે છે એટલે ગાંધીજીને પણ ગણા કહેતા તમે બધા નીચી કોમ હોય ગણાતી હોય સામાજિક દ્રષ્ટિએ એનો તમે સ્વીકાર કરો ના નથી પણ એમને પેલા આ બધા વ્યવહારો થોડા સુધારી નાખે પછી આપણે થાય તો વધારે સારું છે એમ અને આશ્રમમાં તો એ વ્યવહારો સુધારતા જ પણ આજે બધા લોકો પછી હવે ગાંધીવાદી વિચારવાન ક્રાંતિવાન થઈ જવામાં ઘણું બધું ચૂકી જાય છે લોકોને ઉલટાના ભ્રષ્ટ કરે છે મારો શબ્દ કદાચ કડક લાગે પણ આચારની બ્રાહ્મણને પણ ટપી જાય એવા શુદ્ધ આચારવાન બનાવવા એ સહજાનંદ સ્વામી નું કર્તવ્ય છે એ ધર્મ એ સગરામ નો રોટલો ખાય છે પણ સગરામ બ્રાહ્મણ જેવા ધર્મ પાડે છે એને કડિયાની કશે પાણી ગરડા માટે ગરણા છે બ્રાહ્મણ ગાળ્યા વગરનું જળ પીતો હોય છે પણ આ વાઘરીને હરિજન સહજાનંદ સામેના આશ્રય પછી ગાળ્યા વગર જળ પીતા નહોતા એને કડિયાની કેસે ગરણા રહેતા એવા વૈષ્ણવ પણ એનો સૂકો રોટલો પણ તોય સમાજ એ વર્ણાશ્રમના એ ધર્મો વખતે એ વાઘરીનો રોટલો ખાવો એટલે અને સેવામાં તમે જોઈ કેવાય કેસરમિયા મુસલમાન શેખમિયા મુસલમાન બધા બધાને રાખે ઉદાર કેવાય એમ કેમ ના મીઠા લાગે દિલ ઉદાર કેવા આવો આવો જોધા ભરવાડ સાથે કેવી મસ્તી કરે એ જુદાને અરે રતો બસ્યો જેતપુર સાવ ગાંડો તોય મહારાજ એને પ્રેમથી જમવા ટાને બોલાવે સભા બેઠી હોય તો આવો રતા ભાઈ કેમ છો બેસો રતુભા બેસો સારું પ્રસાદ લેશો હા મહારાજ જો જમો હવે કઈ તમે બોલશો નહીં અમને કથા કરવા દેજો ભલે મહારાજ હું કઈ નહીં બોલું બોલો હાવ ચક્રમ છે ને જ એવો તો એ ઉદાહરણ હેતાળ પ્રકૃતિ ત્યારે જ ભાઈ આવી ઉદાર આવી હેથાળ પ્રકૃતિમાં એક પશુ જે કહેવાય ને માણકી તો એને કેટલો હેત થઈ ગયો છે કે સહજાનંદ સામે વ્યા ગયા એમ ખબર પડી તો ઘાસ ચારો ને જળ મૂકીને તેરમાંને દિવસે પ્રાણ છોડી દીધો કે ના મારો માલિક ભાઈ ગયો દ્રષ્ટાંતો છે સા ઉદાર છે અપનાવે છે દાદાના દરબારમાં સભા બેઠી હતી ને એમાં ગાંગુ હરિજનભાઈ એને બિચારીને ભાવ થઈ ગયો કે આ પ્રભુ છે તો અમને ક્યારેક દર્શન કરી એમ તો બિચારી હાલી આવી પણ બૈરાઓ બધા બેઠેલા એ બાજુ જ જાય ત્યાં બધા મીંડિયા રોકવા અમુક કોઈ ને એ વખતે વર્ણાશ્રમ તો હોય એમ ફેર્યો ત્યાં છેટા બેટા વેવા જાઓ પછી આવ્યું હે મહારાજે સાંભળ્યું પ્રવચન અટકાવી દીધું વાતો કરતા હતા ને અટકાવી દીધું એ હા હા હા હા મહારાજ કે રહ રહ પ્રશ્ન કેવો પૂછ્યો એ દરબારો હું તમને પૂછું તમારે ત્યાં કોઈ પશુઓ ક્યારેય મરે તો ખા એ તો મારે ને મારા કેટલા ઘોડા ગાયો ભેસો હોય તો મરે તો ખરા ને તો એ પશુઓ મરી જાય તો એને લઈ જવા માટે કોણ આવે તો કે હરિજન ભાઈઓ જ આવે એમ ને પશુઓ તમારે ત્યાં ફરજામાં ઘરની નજીક હોય રહેઠાણ ત્યાં પશુઓ હોય મરી જાય ને હરિજન ઢસડવા આવે ઢોર લઈ જવા આવે પશુ લઈ જવા આવે મરેલું તો તમને વાંધો નથી અને અમારી કથામાં ગાંગું આવે તો તમને વાંધો શેનો છે એ ગાંગુને કેવું થયું છે એનું નામ લઈને એમ કીધું કે ગાંગુ અમારી વાતો સાંભળવા આવે તો તમને ગાંગુમાં વાંધો શું છે ભલે બેસે કેવા કેવા તમે જો નાના માણસને પણ કેવું હોય એ ટાઈપ કેવી ઉદારવૃત્તિ બેસવાય તો ગાંગુ ગાંગુ જ્યારે તને સમય મળે ઈચ્છા થાય ત્યારે અમારી વાતો સાંભળવા આવશે ફાટીને ફાડકો થઈ જાય નાના માણસને આટલો જે ભાવ આપવો એ ઉદાર વૃત્તિ કેવી એમ આપણે તો આપણા ગણાતા માણસોને પણ આટલી ઉદાર વૃત્તિથી નથી સ્વીકારતા આપણા ગણાતા માણસોને આટલી ઉદારતા ના આપણામાં ભેદ હોય આપણી જ જ્ઞાતિના આપણી જ રીતના એવા માનો કે આવા ડ્રાઈવર હોય તો આપણે કેટલો ભેદ હોય અને કેટલી ઉદાર વૃત્તિ અને ઉદારતાનો બીજો તમને ત્રીજું પાસું આપું એક તો બધાનો રોટલો જમે હેત સ્વીકાર કરે ત્રીજું કે જ્ઞાતિનો ભેદ ગણ્યા વગર સ્વીકાર કરે ત્રીજી વાત ટૂંકમાં કહું છું ઉદાર કેવા ઉદાર એમ આપણા શું સાધનો હોય છતાંય કેટલું બધું આપી દે ઉદારનો અર્થ જે છે ને એ આપવા બેઠા છે એ સામાન્ય કક્ષા ન જુઓ એને ઉદાર કહેવાય આપવા બેઠો છે એ પછી કઈ જોયે ઉદારતા એને જ કહેવાય પેલી સોઢી ગામની પેલી મુસલમાન બાય એમણે બાવળનું એક દાંતણ આપ્યું ઉદારતા છે ને સ્વામિનારાયણ મેરા અચ્છા કરના દાતણ આપીને એટલું જ પેલી મુસલમાન બાય બોલી તો મહારાજ કે જો આ દરબારો રાજ દિવસ અમારી સાથે ફરે છે અમારી રાજ દિવસ આજ્ઞા પાળે છે ક્યારેય ઉથામતા નથી ઘર બારનો ત્યાગ કરે એમ જીવન અર્પણ કરીને અમારી ભેળા ફરે છે એની સાથોસાથ તારું કલ્યાણ જા હવે એને શું કરી નાખ્યું એમ એ પૈસાનું એ જમાનામાં દાંતણ ન કહેવાય અને કેવડી મોટી મિલકત આપી દીધી આ ઉદારતા વગર થાય बाो पीड़ो बापू तरत बोलिया कर आप दीदी जो हम्म बोटाद मेलो वनियो महाराज पगे लगवा નાળિયેર સાચું ના આપ્યું ચરણે મૂકવા મહારાજ તો ઓળખી જાય ને તરત નાળિયેર લઈને ગકડાવીને કીધું કે એટલે એ વાણિયા તંત ખોટું નાળિયર છે વાણિયો ગજબ એને જ વાણિયા કહેવાય બુદ્ધિશાળી કોણ અરે સ્વામિનારાયણ મારું નાળિયર ખોટું છે પણ તમે થોડા ખોટા છો લ્યો આવ્યો ખરો પણ ખોટું નાળિયેર નાખી દેવાનું હતું એ લઈને પગે લાગવા આવ્યો હવે ખોટું નાળિયર સહજ રીતે ખબર પડે નઈ આ અંદર ખોટું છે આખું નાળિયેર લઈને આવ્યા શ્રી મૂક્યું ખરું બધાને સારું જ લાગે ભગવાન તો અંતર્યામ એનું જ ઉપાડ્યું મૂક્યા પેડું આમ કાન પાસે ગગડાવીને ગયા વાણિયા તો ખોટું છે તો તરત વાણીઓ કોઈ જીવા જોડી સામે જ કરી એક નાળિયેર ખોટું છે પણ તમે ખોટા છો સામેદારા મહારાજ કે વાણિયા જા અમે સાચા છીએ અને ખોટું નાળિયેર સ્વામિનારાયણ હાથમાં ખખડાવતા ખડાતા આવ્યા છે મને કે છે કે હું તને લેવા તેડવા આવ્યો છું તારું કલ્યાણ કરવા આવ્યો છે ચાલ અને જે સ્વામિનારાયણ કહીને વાણીઓ દેહ મૂકીને યોગ્ય ઉદારતા વગર થાય આત્માનંદ સ્વામી એક સાધુ સાથે જ જોઈડમાં ભુજ બાજુ મહારાજ હતા દર્શને જતા હતા રસ્તામાં પછી વિષામો લેતા જતા હોય અને આ જેઠ મહિનાની સિઝન ચાલતી છે આંબાવાડીયા પાસેથી નીકળ્યા ત્યાં ખેડૂ પટેલને ત્યાં છાંયો જોઈને સંતો બેઠા છેટે દૂર તો પહેલાં આંબાવાળા જે વાડીવાળો હતો એને થયું કે સંતો બેઠા છે બીજા તા આવે તો તરત એની મેળે ઝપટ બોલાવી લે આ કંઈ નથી કંઈ લેતા નથી અને હજી કેરીની પાક સીઝન શાખ પડતી છે તો બે સરસ મજાની કેરી શાખ ઉપર આવી છે એટલે એ લઈ અને સંતોને કીધું કે લો તમે આ તમે કોના સાધુની વાત થઈ ભૂત જાય છે અમે ભગવાન સ્વામીના હા હા ઓ નામ સાંભળ્યું આ આપણા પ્રભુને આ બે કેરી મારા તરફથી આપજો આત્માનંદ સામે કે ભલે સંતોએ લઈ લીધી બે કેરી ભાવ પટેલને બહુ સારી વાત છે હજી સીઝન શરૂ થતી એટલે બહુ જાજી હોય નહીં બે કેરી આપી આત્માનંદ સામે બે સાધુ સાચો તા સાચો ભૂજ જવાનું હાલીને જવાનું ચાલીને જવાનું હવે એકાદ બે દિવસનું અંતર રહ્યું હશે અને કેરી જોઈને તો એ પાકીન થઈ ગઈ અને હવે જો બે દિવસ રે તો બગડી જાય તો ન કોઈને કામમાં ન આવે એટલે આત્માનંદ સામે વિચાર કર્યો સાધુરામ આપ કેરી મહારાજ પાસે નહીં પહોંચે આપણે હાલો મહારાજને સંભાળીને જમી જાય બીજો છૂટકો જ નથી એમ પછી બે સંતો એક એક કેરી શ્રીજી મહારાજને એ મનોમન ધરાવી તે દીધી પાકીટ નહોતા એમાં મૂર્તિ હોય મનોમય મૂર્તિ મહારાજને સંભાળી માણસ કરી જમાડી બે સંતો એક એક કેરી જમી ગયા પણ આત્માનંદ સામે ક્યાં આપણે ગોટલા રાખવા મહારાજને કહેવાય ખરું સબૂત હા એનું શું કહેવાય એને સાબિતી કે આ બે એક કેરી હતી એ મહારાજ અને અમે જમી ગયા છીએ તમારે જે કેવું કહેજો પણ આ ગોટલા આવા ભવું ને મારા પાસે બેઠા બે ગોટલા મૂક્યા કેરી ના ગોટલા મૂક્યા મારા તો હસી હસી બેવડ પડી ગયા કે અત્યાર સુધી માં ઘણું મૂક્યું પણ કેરી ગોટલા મૂક્યા હોય આ તમે રીત નવી કાઢી બધા આવું જ મૂકશે તો ના મહારાજ તમે અંતરિયામી છો જાણો છો બધું પણ ઓેલા પટેલે બે કેરી આપી હતી મહારાજ એવું થયું ને પછી પહોંચ્યામ હતી નહીં પછી અમે બે સંતો એક એક કેરી જમી ગયા મહારાજ કે બહુ સારું કર્યું સ્વામી તમે સારું કર્યું બગડી જાય મારે કામ ના આવે કોઈને કામ ના આવે તમારામાં રહીને હું જ જમું છું ને તમે જમી ગયા મને પહોંચી ગઈ હા સારું કર્યું પણ મહારાજ પછી અમે છે ને આ સાબિતી માટે પ્રમાણ માટે આ બે ગોટલા લાવ્યા છે મહારાજ કે બહુ સરસ એ ભગતે ભાવથી આપ્યું છે ને પટેલે સંતો આ ગોટલાને ભાંગી એટલે શેકી અને અમારી પાસે લાવ એ ગોટલી સહી હોય ને એટલું એનું કોચલું કોચલા શેકે શેકીને પછી ભાંગીને એ પછી અંદરની ગોટલી હોય ને એકદમ બફાઈને સરસ થઈ જાય અને એ પછી લાવ્યા મહારાજે એની ગોટલી ખાધી એક દ્રષ્ટિએ તમે જુઓ ને આ લોકમાં ભગવાન સહજાનંદ સામે અવતાર ધારણ કર્યો છે ને રસ આપણને પાયો છે ને એને ગોટલા જ ખાધા છે રસ એના ભક્તોને પાયો પદાર્થ ભાવે નહીં ભાવતા નથી રીંગણાની સિઝન હોવા છતાં આપને રીંગણા ભાવતા નથી સ્વાદ રહ્યા કડછા લાગે આ બધું હાઈબ્રિડ કરી નાખ્યું આ મોડિફાઈડ બિયારણ કરી અસલ સ્વાદ ભયો ગયો બાકી રીંગણાનો ઓળો થતો હોય શેકાતો હોય ભરતું હોય તો સુગંધ જાય થાળીમાં રોટલો રીંગણા નો ઓળો આવે મેથી મરચાં નું અથાણું સરસ મજા ગાયના દહીં ની છાસ સુખ માર્યું ફરે હવે ભાઈ ઉગ્યું બોલો બોલો ખરેખર એવું જ લાગે તેમ ઓળો ખાતા એમ જ લાગે ભેંસનો પોદળો ખાતા હોય હાવ સ્વાદ ભીઆ તમે જો હજી હું ભલામણ કરું ગામડામાં જે દેશી બધા બાજરા હોય પછી આવા શાકભાજી હોય એ દુકાનેથી ખરીદી ખરીદી વાવવાનું છોડો આપણી પરંપરાથી જે દેશી રીંગણા દેશી ગુવાર દેશી ભીંડો એ બધું છે ને બિયારણ સાચવાનું ગામડે કહેજો એમાં જે સ્વાદ અને જે પોષણને જે શરીરને નિરોગી રાખશે ને એવું આ દૂધ મળતું માર્કેટમાં મળતા બિયારણો નહીં રાખે અનેક પ્રકારના રોગ કરશે કિડની ખુલાસ કરશે આઠમાં પેલું કરશે બધું કરશે વધારે પાક માટે બધું થાય છે પણ તમે દેશી બિયારણ સચવાઓ એમાં છે જે છે તો સજાનંદ સામે પોતે આ લોકોનું શું એને ભાવે ભાઈ એટલે એમને તો ગોટલા ખાધા ને રસ બધા ભક્તોને સંતોને પાયો અને હજી આપણને બધાને પીવડાવે જ છે અમૃત જેવા રસ સત્સંગથી ઉદાર છે અને ખરેખર ઓયલા પટેલ આંબાવાડી વાળા પટેલનો અંતકાળ આવ્યો ત્યારે સહજાનંદ સ્વામી બે હાથમાં એક એક કેરી લઈને પટેલ પાસે આવ્યા પટેલ આ બે કેરી તમે અમારા સંતોને આપી હતી તો કે તો કે એ હું સહજાનંદ સ્વામી હું તમને તેડવા આવ્યો છું અને મહારાજને તેડી ઉદાર છે એમ હવે કેરીના ગોટલામાં કલ્યાણ થાય આ ઉદારતાની પારાકાષ્ઠા છે શું સાધનો હોય આપણે હમણાં નહી આપેલા કાળુભાઈ નેશ ના કાળુ ભગત એમની દીકરીનો દીકરો ગોવિંદ અહીં રહેતો ને ભણતો ને પછી દસમું હતું ને પછી એમાં માંદગી થઈ બીમાર થયો અને ધામમાં ગયો એમની લક રીત પ્રમાણે પછી લીલ પરણ આવ્યા બધું થયું તો એમણે કીધેલું બ્રાહ્મણોને કે અમારો ગોવિંદ બોલવો જોઈ બ્રાહ્મણો કે ભાઈ બોલે તો નહીં બોલે તો પૈસા દઈ નહીં દક્ષિણા નહીં દઈ બોલવો જોઈએ એ તમે જે કેતા હો તે પણ મેં વર્ષો પેલા નાના હતા ત્યારે મેં આ લીલ પરનાવાની વિધિ ગામમાં એક જણા જગ્યાએ થતી હતી ને મેં જોઈતી પણ એ જે ભાઈ ગુજરી ગયો હતો એ દાંડા ઘેલા જેવો હતો અને તોતડ્યો હતો આપણે તો સાંભળ્યો હોય જોયો હોય એ બૈરાના શરીરમાં એ આવ્યો વિધિ વખતે સાંજે અમે ત્યારે સ્કૂલ છૂટીને મને ઉભા હતા મને હજી એમને દેખાય છે અવાજ સંભળાય છે તો એ જેવો પહેલાં બૈરાના પંડમાં આવ્યો તો બૈરાનો અવાજ ગાયબ અસલ બત્રીસ વર્ષનો ગોબર બોલે તોતડ્યો બોલો હવે તમે આ કયો કે કોઈ આત્મા રેતી નથી ને કશું નથી અંધ શ્રદ્ધા છે ને આ બધા લોકો બધા અંધશ્રદ્ધા અને અશ્રદ્ધા બંને સરખા છે સત શ્રદ્ધા શ્રેષ્ઠ છે ઘણા સાવ અશ્રદ્ધા નકામી છે અંધશ્રદ્ધા એ નકામી છે પણ આપણે વિવેકપૂત રીતે જે આ તત્વ છે એની વાત કરીએ છીએ એટલે આખો દિવસ બધું વિધિ થયો ગોવિંદ ને બોલાવવા માટે ઘણી બધી વિધિ કરી પણ કઈ આવ્યા જ નહી થાકી ગયા પેલા ગળા ફાડી ફાડી મંત્રો બોલી બોલી બરાબર આપણે કાળુ ભગત તો મહાપવિત્ર ભક્તરા સ્વામીના કૃપા પાત્ર ગ્રહસ્થ માત્ર જો એને કોઈ વધારે વધારે હેત હોય ને તો કાળુ ભગત સ્વામી ને હેત कालू भगत ने पे ब्राह्मणों क्यों भगत तमें न ते काई करो ए भाई मने आमा शू खबर पड़े एक तो ज्ञाती भरवाड़ ब्राह्मण थी मने आनी विधि खबर पड़ती हो तो के ना ते आो शू कम कहीं करो जो गोविंद बोले तो भगत के हूँ आम शू करूँ તો કે ના તમે આવો ને તમે કરો આજ કે મને બીજું શું આવડે બહુ આગ્રહ કર્યો ભગત બેઠા ગોવિંદ કાળું કાળું ભગત અને હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાન શ્રીજી મહારાજને યાદ કરીને એમ કીધું અને મહારાજને મનોમન પ્રાર્થના કરી મહારાજ ગોવિંદ જ્યાં હોય ત્યાંથી મોકલો એટલી પ્રાર્થના કરી અને પોતે બોલ્યા ગોવિંદ બેટા તું જ્યાં હોય ત્યાંથી તું આ એમ જ્યાં બોલે ત્યાં મહારાજે મોકલો એનો નાનો ભાઈ ચૌદ વર્ષનો હતો એના શરીરમાં આવ્યો અને ધ્રુજારી લઈ ગયો અને ભગતે થોડામાં તેડી લીધો માથે હાથ ફેરવવા માંડ્યા તું કોણ છો અસલ ગોવિંદનો અવાજ અસલ હું ગોવિંદ છું અને તમે મને શું કામ બોલાવો છો હું મેં દેહ મૂક્યો ત્યારે શ્રીજી મહારાજ માણકી ઉપર બેસીને આવ્યા અને સાથે જોગી સામે મને તેડવા આવ્યા હતા અને હું તો અક્ષરધામમાં મહારાજની પાસે બેઠો હતો તમે આ તેડાવ્યો તો પછી મહારાજે મને મોકલ્યો શું સાધન છે ને જો ઉદારા એ નમહ છે ને કેમ મીઠડા લાગે છે આ બધું એવું વાત ચાલે છે આપણી તમને ગમે છે ને આમ તો વાત હા કેવા મીઠા લાગે એમના એમના બાએ પછી આમ સ્વાભાવિક આપણને લાગે કેવું આમ આ ચેષ્ટા નહીં થાય નહીં તો એમના બાએ તરત દૂધનો કટોરો લાવીને કીધું લે બેટા દૂધ પી લે અને આમાં પિતા જોય છે આને દૂધ પીધું નહીં સહજાનંદ સ્વામીનું અમૃત પીધું હોય દર્શન પીધું હોય તમે જોવાથી ચેષ્ટા બદલાઈ ગઈ નહીં તરીકે કંઈ બહુ ઉંમર તો નહોતી એની દસમો ભણતો તો એટલે કેટલા સોળ વર્ષનો છોકરો કહેવાય લે બેટા દૂધ પી લે એણે દૂધ પીધું નહીં પણ ઉલ્ટાનો એ દૂધનો કટોરો લઈ અને એ બધાને થોડું થોડું પડ્યું તમે પીવો આ ક્યાંથી સમજણ આવી તમે પીવો સામે જે હતા એ બધાને એણે દૂધ પીવડાવ્યું તમે પીવો એટલે પીવડાવવાનું કોને હોય યો ગયો એને પીવડાવવાનું હોય ને એને કટોરો લઈ લીધો ગામડાઓ રીત હોય વૈયા ગયા હોય પૂર્વજોને બેસાડે તારે આમ ક્યાંય બેસવું છે આ મારે બેસીને શું કરવું છે હું તો મારા જ પાસે બેઠો છું આપણે એને જોયો છે આ સમજણ એનામ ના હોય પણ જો આ એવા પછી કેવું થાય છે આ ભાઈ છે ને ઉદારવૃત્તિ એનું એક જ દ્રષ્ટાંત આપી શકાય કે આપણે જૂના સંતો આપતા ને કે એક ગરીબ માણસ હતો અને એક શેઠ પાસે એમણે પછી કરજ કરીને પોતાના ઘરના પ્રસંગો બધા ઉકેલ્યા ને એમ કરતાં કરતાં એ જમાનામાં પાંચ હજારનું દેણું થઈ ગયું કરજ થઈ ગયું અને શેઠ ઘણીવાર એમ ક્યાંક ભાઈ ધીમે ધીમે ચૂકવી દે પણ આ આજની જેમ બધું ધીમે ધીમે બધી મોંઘવારી ના અંતે થતું જતું હોય કરજમાં ડૂબતો જતો હોય તો શું આપે શેઠ એ ઉદાર તે દીધે રાખે ભાઈ લઈ જા લઈ જા પણ પાંચ જેવું થયું એટલે પછી શેઠ કે હવે જો આ દિવાળી આવી મારે ચોપડા ચોખા કરવા છે તું મને આપી દે બોલાવ્યું હોય ને એણે કીધું મારી પાસે શેઠ સાહેબ કાંઈ નથી અરે જા અડધા કરી નાખો અઢી હજાર દે જા અઢી હજાર દે બસ શેઠ સાહેબ અઢી નથી હું શું આપ જા જા હજાર રૂપિયા આપી દે લઈ આવ ગમે તેમ કહે હજાર બાપા મને કોઈ દે નહીં આ તો તમે દયાળું તો મને આમ પાંચ હજાર કટકે કટકે મારા પ્રસંગે મને હજાર કોણ આપે એટલે પાંચસો રૂપિયા આપી દે એટલે પૂરું કરી પાંચ હજારમાંથી પાંચસો એટલે પૂરું કરી દઉં શેઠ સાહેબ બસ મારા ઉપર રેમ રાખો હું તો તમારે પગે પડી જાઉં મારી પાસે પાંચસો રૂપિયા ક્યાંથી થાય અરે સો રૂપિયા દઈ દે હાલે હાલે હાલે હાલે મારે દિવાળી ચોપડા ચોખા કરવા એટલે લીટા મારી દઉં શેરા મારી દઉં ખાતું પૂરું કરી દો હવે મારે આમ કેટલા વર્ષ સુધી આમ તાણીએ રાખવું ચોપડામાં આમામા શ્રીપુરાંત બાકી શ્રીપુરાંત બાકી કરી રાખવું એટલે હવે ચોપડા ચોખા કરવા છે એટલે સો રૂપિયા આપી દે આંખીમાં આંસુ આવી ગયા પગમાં પડી ગયો શેઠ સાહેબ સો રૂપિયા નથી જા પાંચ રૂપિયા લે આય પાંચ રૂપિયા લે તું જલ્દી જા અને મૂકી દે ચોપડા ઉપર ચેકા મારી દઉં વાત પૂરી થઈ જાય પાંચ હજારમાંથી પાંચ રૂપિયા તોય પેલો એ જમાનાના પાંચ રૂપિયા નીકળે નહીં હ આપણને વાતો થાય છે એને પગ ચાટવા માંડ્યો શેઠ સાહેબ પાંચ રૂપિયા નથી મારા ઘરમાં ખાખા ખાવાનું નથી હું પાંચ રૂપિયા કેમ દઉં એમ આવું છે જા એ મુઠી જુવાર લઈને ચોપડા ઉપર મૂકી દે તારા ખાતા પૂરા કરી દઉં હવે મૂર્ખો હોય એમ ક્યાંક મારી પાસે મૂઠી જુવાર નથી મૂર્ખો હોય એમ ક્યાંક મારી પાસે હવે મૂઠી જુવારે નથી ગમે ત્યાંથી લઈ આવે ગમે તેમ કરીને પોતે કોઈની મજૂરીને લખી આપીને પણ માણસ મૂઠી જુવાર લઈ આવે અને મુઠી જુવાર મૂકી ચોપડામાં એના ખાતા પૂરા કરી નાખ્યા એમ સહજાનંદ સ્વામી પાસે આજે કળિયુગમાં આપણી પાસે જુવાર માગે છે વચરામૃતમાં એક સરસ વાક્ય બોલ્યા છે મહારાજ કે ધર્મ તો જેના જેમ કયા છે એમ સાધારણપણે જેટલું રેવાય તેટલું રહેવું પણ નિશ્ચય અડગ રાખવાનું ભગવાનનું બળ અતિશય રાખવું ત્યાં કેવું આમ કહ્યું કે સાધારણપણે જે ધર્મો કયા છે એમાં જેટલું પોતપોતાની શક્તિ પ્રમાણે રેવાયેલું રહેવું પણ સર્વોપરી સર્વકાર પરમાત્મા ભગવાન જે છે એમને પ્રત્યક્ષ મળ્યા છે એનું બળ અતિશય રાખવું પણ એ સમજી રાખવા જેવું છે જેને આવું બળ હોય એ ધર્મમાં ઢીલો પડે નહીં આ સમજી રાખો વળી કે બહુ ઢીલું મૂક્યું હવે આપણે હાલો વાંધો ની જુવાર મુઠી તો પૂરેપૂરી આપી દઈશું એમ નથી જેની પાસે તાકાત છે એની પાસેથી જુવાર મુઠી થી ના ચલાવે સાવ અભડિયો ગામણ માણસ હોય અને ગામડેથી શહેરમાં આવ્યો ને અમદાવાદમાં અને હાલવા જતો હોય અને ટ્રાફિકનો કોઈ નિયમ કાયદો ભંગ કરે તો પોલીસ સમજી જાય બિચારો ગામડીયો છે આને ખબર નથી એને તરત ઉલટાનો રસ્તો બતાવે તમે ભૂલી ગયા આ બાજુ ને આમ જવાનું અને તમે છૂટે જ બુટે અને તમે કાયદો ભંગ કરો ઉલ્ટાનો પોલીસ બે ભાઠા વધારે મારે કે તમે તો જાણો છો સમજો છો તમે સમજીને કરો છો આ એટલે ગુનેગાર છો તમે પણ સાવ સાચું છે ને આપણે પળીએ એટલા ધર્મ પાળીએ એનું ભજન કરીએ સેવા કરીએ સ્મરણ કરીએ માગી માગીને શું કે આવો સત્સંગ હોય તેના આદરથી સત્સંગ ભાવથી કરીએ અને ભગવાન આપણું ધ્યાન કેટલું રાખે આપણે કેવા કેવા મનોરથ પૂરા કરે अरे भाई मठे थी जीभे थी बोलाये नही काम भगवान सहजानंद स्वामी अपना अपना काम ये करता है मैंने तो घनी विचार आ गोपाण स्वामी याद तो दिवस में अपनी याद हो मैंने स्वामी जुआ ने बसो बसो वर्ष थी रात ने दिवस આપણી સેવા કરે છે એક જાય તો બીજો આવે બીજો જાય ત્રીજો આવે ભારતમાં અમેરિકા ભક્તો હે ગોપાલ કૃપા કરજો છે આપણે શું સંતોની ભગવાનની સેવા કરવાના હતા ભગવાન સંતો આપણી સેવા કરે છે અખંડ આ ઉદાર આવું જે સહજાનંદ સ્વામી બધી રીતે ધ્યાન રાખે છે આપે છે એટલે મીઠા લાગે છે અને ત્રીજી વાત છે વિનમ્ર કોઈ વ્યક્તિ આપણને ગમે સુંદર ચહેરો હોય મધુરવાણી હોય હેતાળ હોય ઉદાર વૃત્તિ હોય તમને કંઈક આપે પણ લઈ લેવાની વૃત્તિ ન હોય એ ગમે કંઈક લઈ આવે તો તમે પાંચ જણા બેઠા હોય તો ભાઈ એ ભાઈ ફલાણું મંગાવો આ મંગાવો ચાલો આપણે ખાએ પીએ હરીએ ફરીએ તો ગમે પણ હવે કોકને પૈસે લેર કરતો હોય તો પછી બધા તમે વહેળાથીને શું વિચારો પહેલો ન આવવો જોયો ગમે નહીં પણ ઉદાર હોય એ ગમે ને ઘસાય પાંચ તમે કોઈ જગ્યાએ જાય ફાળ જાય પોતાનું પાકીટ કાઢી અને બધાનું બિલ પેમેન્ટ કરી દે તો ગમે કે મારો દિલનો તો કટકો આપી દે તરત તો ગમે એ રીત થી આપણે સમજીએ છીએ એમાં આ એક ગુણ કે જે ઘમંડીનો હોય અહંકારી નો હોય સરળ હોય વિનમ્ર હોય તો માણસ છે જ મીઠો લાગે હું હું જ કરી રાખતો ને કોલર ચડાવી રાખતો હોય આપણી વાત કાપી રાખતો અને પછી આપણે વાત વાતમાં કે તમે એમાં શું સમજો તમે શું એવી ગાડીઓ ફેરવી ઓકવાના હતા ભાઈ અમારે ભલે સ્કૂટર હોય તારે ગાડી હોય પણ અમને આમાં જનો વટ ઘા કરવાની શું જરૂર છે પણ ઉદાર હોય કે મારી ગાડી તમે લઈ જાઓ એક દિવસ હું સ્કૂટર હું વાપરીશ એ કેવો ગમે અને જરાય અહંકાર બધું આપતો હોય બધું રાખતો હોય છતાંય માણસ સરળ હોય એ ગમે સજાનંદ સ્વામીની જે વિનમ્રતા અને સરળતા કેવી મને નથી લાગતું કે આપણે કોઈ આ કોઈ દાખવી શકે હે સંતોને દેખાય તો ઘણી સંતોને દંડવત મંડે કરવા સંતોને દંડવત કરવા ઊભા થઈ સંતો દોડીને બાથમાં લઈને બેઠી પડે અરે મહારાજ માણકીની ઘોડી ઉપર બેસી બેસીને પ્રદક્ષિણાઓ કરી લે એ હજી તો ઠીક સમજ્યા પણ એક પ્રસંગ તમે નહીં સાંભળ્યો મન લાગે છે મોટા ભાગના લગભગ નહીં સાંભળ્યો નવ્વાણું ટકા લોકો સાંભળ્યો એવો પ્રસંગ તમને કહું વિનમ્રતાની મૂર્તિ સહજાનંદ સામે જીવમાં જળાઈ જાય એવો જેટલો સંભારો જેટલો મમળાઓ એટલા આપણામાં દિલ હલી જાય ગઢડામાં એકવાર એવો પ્રસંગ બન્યો કે જે દાદાના ગઢની દિવાલ હોય અને ત્યાં બેસણા હોય ત્યાં ઉપર કાઠી દરબારોના છોકરા બધા બેસતા હોય જોવા હવે એમાંથી કોઈને થૂંકવું નીચે બજાર પડે એમાં થૂંકવા ગયો એ વખતે ત્યાં જૈન સાધુ હોય ત્યાંથી નીકળ્યા અને એના ઉપર થૂંક પીડ્યું અને જૈન સાધુ ઉપર જોયું બસ સ્વામિનારાયણ મહાજન ને સ્વામિનારાયણ થૂક્યા જો આ થૂક અને વાણિયા મહાજન બેડું થયું આ આ ખોટું કહેવાય ભાઈ દલિત ચંદીપંદ હેમાચંદ બધા ભેડા થયા કે આ ખોટું હો હો નો પાળે ભાઈ એમાં બીજાના ધર્મનું અપમાન ના કરવું જોય એના સાધુ એને વાલા અમને સાધુ અમારા વાલા અમારા સાધુ હડતાલ પાડી આખી બજારો બંધ બધા વાણીઓ દુકાનો ધડધડ બંધ કરી દીધી હડતાલ પડી ગઈ કેવું થાય દ્રશ્ય શ્રીજી મહારાજને આવીને કોઈ કીધું કે આવું થઈ ગયું છે મહાજન પેળું થઈ ગયું અને આખી બજાર હડતાલ પાડી છે બધી દુકાનો ધડોધડ બંધ છે અને આવી રીતે ભૂલથી થઈને એને કોઈ જૈન સાધુ ઉપર નીકળ્યા હશે અને થો પડી ગયું આવી ઘટના ઘટી છે તરત જ હો શ્રીજી મહારાજ કે એમ થયું હે તરત જ પગમાં પાદુકા પહેરી હાથમાં ચડી લીધી માથે પાકડી મૂકી હાલતા થઈ ગયા બધાને થઈ ક્યાં જશે સીધા જ બજારમાં જ્યાં મહાજનો બેઠા હતા ને ત્યાં મહારાજ પહોંચે મહારાજ કે મહાજનો અમારા સત્સંગીના છોકરાઓએ કાઠી દરબારોના છોકરાએ ભૂલથી કોઈ થૂંક નાખ્યું છે થૂંક્યા છે અને તમારા સાધુઓ ઉપર આ થૂંક પડ્યું લાગે તમને દુઃખ લાગે સાધુઓને દુઃખ લાગે અને તમે આ બજારો બંધ કરી દીધી એ ઠીક ન કહેવાય એ કોણ છોકરો હતો એ તો પછીની વાત છે પણ અમારા સત્સંગી આવું કર્યું એવો તમને રોષ છે ને તો હું એના તરફથી માફી માગું છું એમ કહીને સહજાનંદ સામે પોતાની પાઘડી ઉતારીને મહાજનની સામે મૂકીને માફી માગી બોલો તમે જો પોતાની પાઘડી ઉતારી અને મહારાજ કે હું એ છોકરા વતી અમારા સત્સંગી વતી હું તમારી પાસે માફી માગું છું તમે બજારો ખોલી નાખો અને ત્યાં તો મહાજન ઊભું થઈ ગયું લાય લાય લા શરમાવ શરમાવ શરમાવ જેને પ્રભુ થઈને તરીકે પૂજે એ આપણી સામે પાઘડી ઉતારે છે લા લા એ દુકાનો ખોલો દુકાનો ખોલો પગમાં પડી ગયા મહારાજ અમારો ગુનો માફ કરજો અમારાથી આવું થઈ ગયું અમારે તમને પેલા મળવું જોઈએ અમારી ભૂલ થઈ ગઈ દરગુજર કરજો વાપ તમે અમારી આગળ પાઘડી ઉતારો તમને મલક ભગવાન થઈને પૂજે અને તમે અમારી સામે પાઘડા ઉતારો શું આવી ગયા છે પણ થાય બીજા થી સાંભળ્યું એમ પાગડી ઉતારી દેવી કેમ ન મીઠા લાગે કયો હતિ નિરમાની હોયા માં મહારાજ બેઠા તા તો શાંતુબા ઓસરીને કુવારે ઘડીક આવે ને વળી ઘરમાં જાય ઘડીક ઓસરીમાં જાય ને ઘડી ઘરમાં જાય મહારાજ ત્યાં ઢોલિયા પર બેઠેલા તો સુરા બાપુના ઘરના શાંતુબા એટલે મહારાજ કે શાંતુબા કેમ ઘડી ઘરમાં આવો છો ને ઘડીબા ઓસરી આવો છો ઘડી ઘરમાં જાઓ ને ઘડી ઓસરી આવો છો એ મહારાજ કે મારે વલવણું કરવાનું છે છાશ વલવવાની છે છાશ વલોવાની જૂની રીત પ્રમાણે તમે જોઈ હોય ન હોય મોટી ગોળી હોય એમાં મોટો રવૈયો નાખ્યો હોય એનો દાંડો બહુ મોટો હોય અને ઉભા ઉભા છાશ ફેરવવાની હોય બે જણા હોય એને દોરી આમ બાંધે એક જણો આમ સરળ મારે બીજું આમ મારે એમ કરીને આમ ફેરવે કદાચ તમારે આ છાશ જોવી હોય ને આજે પણ તો કદાચ જગન્નાથ મંદિરે તમને દેખાશે ત્યાં એવી રીતે વલણું કરતા હું અમે એકવાર ગયા હતા ત્યારે એમ હજી વલણું કરતા હતા ગીરમાં તો આ રીતે હજી થાય છે ત્યાં ક્યાં હજી વલી વલણું છે પણ દાસી હજી આવી નથી એટલે હું રાહ જોઉં છું મહારાજ કે રાહ જોવાની હું છઉં ને અને બોલો અરે પણ મારા હા હા હાલો અને શ્રીજી મહારાજ ભેટ બાંધી અને વલોણું કરવા માંડ્યા સામે એક બાજુ શાંતુ અને એક બાજુ મહારાજ હે ભાઈ આ સંભાળીએ તો આમ કઈક થાય તમે જુઓ તો ખરા લોયા ગામ પાદર મહારાજ નીકળ્યા ત્યાં આવેલા હેતભાઈ માથે ભાત એટલે ભોજન બપોરનું એના પતિનું વાડી હતા ને એનું લઈને નીકળે ત્યાં ભેટો થઈ ગયો મહારાજ અરે ભાઈ આ જમવાનું છે હા મહારાજ તો અમારે જમવું છે આમાં ત્યાં આ જાડવા નીચે બેસીએ આને ભક્ત દેખાય અને ભાવ દેખાય તરત ભૂખ લાગે બોલ હા તરત ભૂખ લાગે અને પાછું એમાં ખમી જ શકે નહીં એમ મહારાજ કે મહે અમને જમવું છે જો આ જાડવા નીચે મેં બેઠા અમને આમાં જમવા દે એત બાકી પણ મહારાજ આ તો મારા પતિનું વાત છે એનું ભોજન છે હું વાડિયા લઈ જવા માટે જાઉં છું તમને હું જમાડું જો આ કૂંચી ચાવી અમારા ઘરની ચાવી આ તમને આપું છું તમે મારું ઘર જોયું છે મહારાજ તમે બધું જોયું છે તમે ત્યાં જઈને ઢોલીઓ બેસો હમણાં હું મારા દણીનો ભાત દઈને આવું પછી તમને સરસ મજાનો રસોઈ ફટાકે દઈને બનાવી દઉં અને તમને જમાડું મહારાજ મને વાર નહીં લાગે રસોડું બનાવ ઘણા બૈરા એટલા ઢીલા હોય નરમ હોય તમે રાયડું પાડી પાડી ફાનસ કરેન્ડ હોય ને એ ફાનસ કરજો અર્ધો કલાક થાય ને ચાર એ ફાનસ કરજો પાંચથી એ ફાનસ કરજો એ મહેમાન કે ભાઈ સૂર્યાસ્ત સાત વાગ્યા થાય છે હજી ચાર વાગ્યા અત્યારે તો કે ત્યારે થઈ રહી છે આ ચાર વાગ્યા થી કહેવાનું ચાલુ કરીશ ત્યારે સાત વાગ્યા ફાનસ થશે મહારાજ કે ના હું એમ નહીં મારે આ મહારાજ આમાંથી હું તમને આપું ને તો મારે ધણીને શું અને મારા પ્રશ્ન એવો છે તમે જાણો છો મારે તમને જાજુ ન કહેવાય આંખ માસે જ પાણી આવી ગયા મારો ધણી અને કાળો સર્પ નાગ બે સરખા તમને ખબર છે ને મને કેવી રીતે મારે છે પીટે છે હું કેમ સત્સંગ રાખું છું હું જો એને આ સમયે ભોજન નહીં આપું ભાત નહીં આપું તો એ મારા ઉપર જે વિતાડ છે ને મહારાજ મને જો કદાચ પછી શાંતુબા પાસે સત્સંગ કરવા જવા ન દે તો મને પછી જીવવું ઝેર થઈ જશે માટે દયા રાખો તમે ગેરપધારો હું એને ટાણે આપ્યા હોઉં એટલે નડતા મટે અને મને સુખે થોડુંક સત્સંગનું સુખ આવે સાંતુબા પાસે બેસવાનો મને અવસર આપે છે બાકી હું સહન કરી લઉં છું મહારાજ કે એમાં શું તમારા અમને જમાડવા છે તમે ઘેરે જાઓ તમે જમા અમારા માટે ભોજન તૈયાર કરો તમારા ધણીનો ભાત આપો હું જાઉં અને સહજાનંદ સ્વામી બનાબીયાવાડી મંડલ ઉપર પોતે બાજરા જુવારના રોટલા એના ઉપર કોઠીમાં કાચરીનું અથાણું અને આમ બાંધ્યું લુગડું એ હાથમાં માથે એ કાંઈ માટલું પકડ્યું અને એ કાંઈ મહારાજ રૂમાલ હાથમાં અને ચટક ચટક ચટક ચાલ ચાલતા ચાલતા હા દેખાય છે ને આમ એલા જ હતા મહારાજ એ આજુ બાજુ બધા છે આ હા હા હા હા હેતબાઈ ના ધણી નામ શંઘા પટેલ આ શંઘા પટેલ ભાગ્ય આનંદકોટી બ્રહ્મા નો ધણી એના માટે જમવાનું લઈને જાય છે વાત તો કરો બબે કટકા ગાળી દીયો સહજાનંદ બબે કટકા બબે કટકા ગાળી દે એ પટેલ તારો સ્વામિનારાયણ આવો છે ને એ જેદી થી તને મેળો છે તેદી થી તું આમ આવી થઈ ગય છું ને બગડી ગઈ છું હવાના ચાર વાગ્યા ઉઠી સ્વામીનારાયણ સ્વામી નારાયણ કરે છે ટાઢે પાણી નાય છે આમ છે કોઈ નબરી પડતી નથી વારે ઘડીએ દરબાર ઘટમાં જઈને સત્સંગ કરે છે બહુ ગાળો છે બહુ ત્રાસ આપે અને હાથમાં લાકડી જે હોય એ પેલી હેતબાઈ ને મારે અને મહારાજ ને સજાનંદ સ્વામીના બે કઈટકા ગાળી દી શંખર પટેલ જોઈએ રાખે એમાં જોયું કે આ કોણ આવે છે જેમ જેમ નજીક આવ્યા ત્યાં તો જોયું ઓહો હો આ ઓળખી ગયા અરે મારા ઘરવાળી ગુરુ તમે સ્વામી નારાયણ મારા માટે હા પણ શું કરીએ પટેલ લ્યો લ્યો લ્યો અમારે જમવું તો અમે ભૂખ્યા થયા હતા એટલે એ કે હું તમારા માટે જમવાનું બનાવું તો પછી તમને ભૂખ લાગી હોય ને એટલે હું તમારા માટે જમવાનું હું લઈ લાગ્યો છું હા હા હા હા ઠીક ઠીક ઠીક ઠીક લે લાવો લાવો મૂકો મૂકો અડ્યો નહીં મળો તમે જોવો એ કેવો ગજવેલ કટકો યા સારું હારું મૂકો મૂકો હવે એની પાસે વાત છોડાયું અને આમણે આમ બેઠાય છે ને આમ આમ છોડતા છે ને અરે ભાઈ આજે હું કઈ બો તત્વ કે ચિંતન ની વાતો મેં નથી કરી બહુ ફિલો તાત્વિક એવી વાતો ખોડવા વાળા આજે નિરાશ થાય કદાચ પણ મેં તો સહજાનંદ સ્વામી ની મૂર્તિ ઘરી જાય એવી વાતો કરી એકાદો જોઈએ અડાદ રહી ગઈ કામ થઈ જાય એમણે રોટલો છોડ્યો એ સંગા પટેલની સામે રોટલો મૂક્યો શાક મૂક્યો તાંસળીમાં છાંચ મૂકી અમાનો અથાણું મૂક્યું લીલો પટેલ જમો લે જમતો જાય હા પણ કે એ આવી હોત તો સારું હતું લે હજી હજી તો કે કા એ આવી હોય તો હું જમું ત્યારે કોષ હાકે હવે કોષ ખોટી થાય કે નહીં પાણી કાઢવાનું મહારાજ કે એમાં શું હું હાકું અને સહજાનંદ સ્વામી કોષ હાક્યો ત્યાં એને લીધું કોષ કામ પૂરું થયું ઘણી વાતો કરી તો પાછો શું કે આવ્યું હોત તો સારું હતું મહારાજ કે હવે શું છે તો કે અહીંયા જમાડી પછી ઘરે જાતી ત્યારે ગાયો ભેંસવા માટે રજકો લેતી જતી નિરણ તો મને વાઢવા લાગતી વઢાવતી લઈ જતી એ કોણ કરે મારે છે હાલો હું વઢાવું આવો સરળ ભગવાન ભાડ્યો છે ક્યાંય તમે જોયા હો કરે સહજાનંદ સ્વામીની એટલા બધા દિવ્ય ઐશ્વરીઓ એટલા સર્વોપરી છે કે કોઈ અવતાર ક્યારે કરી ન શકે કરી શકશે નહીં એટલા પ્રતાપ અને એવા ઐશ્વરીઓ એમણે પ્રગટ કર્યા છે પણ સહજાનંદ સ્વામી એટલા સરળ પડે અને એટલી પ્રચુર માત્રામાં એ પ્રસંગો કર્યા છે એટલે બધાને સરળ લાગે છે સિમ્પલ લાગે છે જો એના ચરિત્ર દરમિયાન પાંચ જ મોટી વ્યક્તિને સમાધિ કરાવી હોત ને તો એના ઉપર લેખો ને લેખો લખાત પણ આ ચપટી વગાડીને પશુઓ પક્ષીઓ પાત્ર કુપાત્ર જેને ત્રણ ત્રણ પેઢી સુધી સમાધિઓ થતી સહજ સમાધિ થતી અને સમાધિના સુખ આજ પણ આપતા હોય એવા એવા એ એટલે આપણને કોઈને ગર્વ નથી सोनू है किमती है एटू बधु प्रचुर मा में डगलों बजार पानी जगह बेसवा सोनाडा हो तो शु एट्रेक्शन शू आपने ओह हो क्यातु न होने ते एक तोला बार सोनू रस्ता में मड़ी जाए तो एम प्रचुर मत्रा में सरलता है एट गर्व नहीं નિરણ વડાવી પણ ત્યાં તો ઓઇલા પટેલને થઈ ગયો શંઘા પટેલને બબે કટકા ગાળો દેતો હતો ને એને થઈ ગયો સ્વામિનારાયણ તમારે આ મારા ઘરવાળીએ જે તમને ગુરુ કર્યા ને એ સાવ સાચી વાત છે હ એ મહારાજ આજ મેં તમને આજે જોયા ને જાણ્યા ને માણ્યા દાંતુડું યોગ બાજુ મૂકીને પગમાં પડ્યો મહારાજ મારી ઘરવાળીના ગુરુ એમ આજથી તમે મારા ગુરુ થયો સંગા પટેલ સત્સંગ પછી આવ્યા કામ પડ્યું મેલું ઘરે આવ્યા પ્રેમથી પટેલ બેઠા મહારાજને જમાડ્યા અને સંગા પટેલ પણ એવા પછી પછી તો મહારાજ એકવાર પછી ત્યાં આવીને શંઘા પટેલના ભાવ મહારાજ મારે ઘરે આવીને જમો મહારાજ ત્યાં હાલો અને પછી શું જમાડ્યું ખબર બાજારમાં રોટલો મેથી મરચાંનું અથાણું રીંગણાંનું શાક અને છાશ એ જમાયું એ શંઘા પટેલ બેઠા એક બાજુ એક બાજુ હેતભાઈ બેઠેલા અને મહારાજ જમે આટલું જમાડ્યું અને સોપારીનો મુખવાસ આપ્યો અને પછી બીજે દિવસે મારે ગઢપુર જવાનું ગઢપુર ગયા પછી તરત જીવ લાડવાના બધા દાદા ખાચર બધા વીંટળી વળે મારે ક્યાં ક્યાં જઈ આવ્યા શું શું કર્યું પણ મારે વારે વારે ઓડકાર ખાય હે અમે અમે જે સંગા પટેલને ત્યાં જઈમા ને હેતભાઈ અમને જે જમાઈ દ્યાંય જીમા નહીં જીવ બા કેટલે હા નહીં એવું શું જીમાય છે જોવો લ્યો એક બાજરાનો રોટલો મરચાં નું અને કેવો ઓડકાર ખાઈ જાય ભાઈ અમને શું વાત કરવી નમ્રતાની એ ખેતીના કામ કરી દે કોષ આંકે વલોણા કરે છે ને અતિ સરળ મૂર્તિ અને નિખાલસ નિખાલસ વ્યક્તિ ગમે વચનામૃતમાં તમે જોયા કોઈ કોઈ કુળ કપટ નહીં હા વાતની માંડણી કરે ને તો એમ તરત કહે અમે કંઈ આ વાત ધમભે કરીને નથી કરતા मोटाई नथी करता अमरी अजमावेल अनुभ में खरी उतरी शास्त्र में मलतीरा हित करी ए ते अमने भगवान ना जाड़ो ने ये मूर्ति है अक्षरधामनाज में ये जत्यक्ष महाराज है ये जो ते न जाो तो कहीं बातों पर ये तेज में છચીદાનંદ અક્ષરધામ બ્રહ્મ જે છે એમાં જે ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એને શ્રીજી મહારાજ પ્રત્યક્ષ દેખે છે એટલું જ તમે માનશો ને તોય તમારું પરમ કલ્યાણ થશે આમ આમ સરળ જવો તમે નિખાલ આ માતૃભૂમિ ને જન્મભૂમિની સંતો આગળ વાત કાઢી કે જન્મભૂમિ વિસારી દેવી બહુ કઠોણ છે જન્મભૂમિ વિસારી દેવી બહુ કઠણ છે એમ કરીને શું કીધું પોતે ધોતી ઊંચી કરી જમણો સાથળ ખુલ્લો કરી અને સંતોન બતાવ્યો કે જુઓ આ છે ને આ ખાપાનું ચિહ્ન છે અમને ઝાડનો ખાપો વાગ્યો હતો એ રૂજાઈ ગયું અશ્વિની કુમારે દવા કરી રૂજાઈ ગયું પણ આ જો આ ખાપાનું ચિહ્ન છે ને સાથળમાં પણ આ ચિહ્નને નિખાલસતા જુઓ બાળક જેવી નિખાલસતા આ ચિહ્નને અમે જ્યારે જ્યારે જોઈએ છે ત્યારે એ તળાવડી અને એ ઝાડ અમને સાંભળી આવે છે બોલો જે આખી આ બ્રહ્માંડ ફાડી નાખે એવી વાતો કરતા હોય એ પછી તમને એમ કહું જોઉં છું તો તમને શું થાય પતિ ગયું પતી ગયું આ ખાલી વાતો કરે એમ જ છે થઈ જાય कोई पता नीचू पड़े बोले के बाँ निखाला अमने तलावड़ी खापा तलावड़ी और झाड़ अमने तरत सातृव भली ने बात करी अल सन तो खुले गया पची क्यू हमें जेने जेने मतृभूमि जे जे प्रसंग हो, है। हो है। जो न बोले तो नरनारय नर न समझे બોલો હવે અને બધાને બોલ કો બોલ્યા અને બધા બોલ્યા અને બધા બોલ્યા જેને જે યાદ અને ભલે એ ન હોય પણ જ્યાં આપણે બાળપણ વિતાવ્યું હોય એ કઈ મગજમાંથી તો જતું નથી ને એટ્રેક્શન ના હોય ખેંચાણ ન હોય પણ સ્મૃતિ તો હોય ને જ્યાં આપણે ધીંગા મસ્તી કરી હોય પહેલા રમ્યા હોય ખીલ્યા હોય કીધા હોય જુવાનીમાં જે વસ્તુ યાદ ન હોય ને એટલી બાળપણની યાદ હોય કારણ કે બાળપણમાં બહુ મધુરતા હોય છે અને એ સ્મૃતિ હોય સંતોએ બધું કહ્યું અને કહ્યું અને પછી જે ઉપદેશ આપ્યો એ વાંચો આપણી પોતાની જાતને જ્યારે આત્મા માનીએ ત્યારે આત્માને કઈ જાતિ કઈ જન્મભૂમિ એટલી ઊંચી વાત લઈ ગયા અને પછી કેમ ટળે એની બધી વાત કરી કે જ્યારે પોતાને પ્રકૃતિ પુરુષથી પર એવો જે આત્મા ચૈત્ય રૂપ માની અને પુરુષોત્તમની ઉપાસના કરે ત્યારે જન્મભૂમિ માત્રની વાસના ટળી જાય છે ને પણ નિખાલસ આજ છે ને સંતો વચનામૃતમાં જોઈજો આજ અમને આવું સ્વપ્ન આવ્યું ખુલ્લીથી વાત કરે અમને શિવજી દેખાણા અમે પોઠિયા ઉપર સવારી કરી આવું બધું કે અમે ગરુડની સવારી કરી અમને નિંદમાં છે ને અમે અહીંયા ગયા અને આજે તો સંતો અમને એટલી બધી ઊંઘ આવીને ઉઠવાનું કર્યું તો ઉઠાય જ નહીં કોઈ બોલે આવી ભૂમિકા વાળો ગુરુ એમ કે આજ તો બહુ ઊંઘ આવી હવે જે જાગૃત પુરુષ કહેતો હોય પોતાને અને એમ કે અમે ઘણી મહેનત કરી પણ ઉઠાય જ નહીં ને તો બધા આપણી જેમ જ આ ત્રણ ભાવના ગુણમાં છે આમને પણ તમો ગુણ આળસ છે એ લોપી નાખે છે કોઈ પોતાની રીતે બોલે અને છતાંય શું કહ્યું ઉઠવા ઘણું કરીએ પણ ઉઠાય જ નહીં ને નિખાલસતા જવો તમે વિચારીએ ત્યારે થાય કે કેવી મહાનતા અને પ્રામાણિકતા ગુણ હોય ને બહુ ગમે ને બધાને પ્રામાણિકતા બોટાદ બધા રહેલા તો ભગાદોશી એમને ઘરમાં બહુ સત્સંગની તકલીફ ધ્યાનાનંદ સ્વામી સાંખ્યાનંદ સ્વામીના યોગથી ભગાદોશી બોટાદના સત્સંગી થયા અને એના પિતા ભાઈચંદભાઈ ચુસ્ત જૈન માથું પછાડ્યું આ ઘરમાં સ્વામિનારાયણનો સત્સંગ નહીં આપણે પરમ જૈન જૈનના મોભી કહેવાય અને આપણા ઘરમાં બે પાણી બે ગોળા એમ બે ટીલા એમ બે ઉપાસના નહીં ચાલે ત્રાસ ગુજારે ભગા દોશી કે પિતાજી તમે જે કહો પણ મને તો આ ઓળખાણું છે એટલે મારો જૈન ધર્મની પરંપરા મારા કુળમાં રાખે કોણ તું મારી એકનો એક દીકરો તું સમજતો ખરો તને બોલવી દીધો ભરમાવી દીધો પિતાશ્રી કાંઈ ભરમાણો નથી હું તમારી જેમ બુદ્ધિશાળી છું બરાબર સોનીના ત્રાજવે જોખી માપ જોઈને મેં આ સ્વીકાર્યું છે એ તારું સ્વીકારેલું પડે ધૂળમાં પણ મારા પરંપરાના ધર્મનું શું ઘણો દ્વેષ થાય ઘણી ઈર્ષા થાય ભગાદોજી માને નહીં અમૃત પી ગયો ભાવનગરના મહારાજા સાથે મોભી ખરા અને મહાજનનું માથું ભાવનગરના મહારાજ સાથે બેઠક ઉઠેક હોય ત્યાં લઈ ગયા દારો ધમકી આપવા માટે અને ભાવનગર મહારાજ સાથે એને કેવો નાતો હશે એમને જઈને મોઢા કીધું આ મારો દીકરો આ ભગો હા મહારાજ દરબાર તમે એને છે ને કરો પણ આ સ્વામિનારાયણનો પંથ મુકાવી દો મારો મારી મારો મારો મારો મારો મારો મારો મારો જૈન સાધુ એ પરંપરા બધી વાત સાંભળ્યો અને બગાડો નીચું માથું રાખી અને કપાળમાં તિલક ચાંદલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે દરબારે આમનો ઉકળાટ સાંભળી લીધો અને ભાવનગરના દરબાર પછી ભાઈચંદ સામે જોઈને એટલું જ બોલ્યા જોઈ ભયચંદ્રભાઈ તમારો ને મારો નાતો સાચો તમે કહો છો કે ભગવાને સત્સંગ મિલાવી દેવાનો તમે ડર ને ધમકીને એ બધું આપો ને તમે હુકમ કરો તમારી પ્રજા છે રૈયત છે પણ જો હું એને કંઈ કહી નહીં શકું તમારે ચિંતા તમારા જૈન ધર્મ પરંપરા સાચવાની છે ને શું દરબાર ભાવનગરના મહારાજ બોયલા બીજું લગ્ન કરો એને દીકરા થાય ને એ તમારો ધર્મ રાખશે આનું મૂકી બીજું ઘર કરો બીજું ઘર કરો બીજી બૈરી પરણી લો આને રેવા દો આને રેવા દો આને એનું પાળવા દો તમારે ચિંતા હોય તો એને જે દીકરા થાય એ તમારી પરંપરા રાખશે અને ખરેખર બીજું પરિણામ તમે જોવો કે બધા કેમ સત્સંગ રાખ્યો છે આપડે તો કાંઈ એટલું કઠણ નથી તોય નથી અવાતું બીજું લગ્ન કર્યું ને આમની સાથે સાવ ઉપેક્ષા કરી નાખી તિરસ્કાર પછી કુટુંબીયો તિરસ્કાર કરે બાપ કરતો તો પછી બીજા છોડે ભગાદોશીને ઘરમાં નરક જેવી વેદનાઓ પણ તોય સત્સંગ મૂક્યા ઘરમાં બીજી માં આવી ગઈ હે શું દુઃખ હશે કલ્પના કરો દિવસો કેમ કાંઈ જાય આપણે તો વિચાર કરીએ તોય આપણને દુઃખનો પાર નરે એવું લાગે હ એમાં પાછા મહારાજ બોટાદ આવ્યો ભગાદોશીને એમ થાય જુવાન માણસ મહારાજને આપણે જમાડીએ એટલે સીધું સામાન લાવી ઘી ગોળ સાકર ખાંડ તે બધું સુખી માણસ બધું હોય ને ભરી ભરીને મોટા વાસણોમાં લાવી એક પછી એક લાવી ધીમે ધીમે લાવી અને મહારાજને ઉતારે અમીર દરબારમાં ત્યાં મૂક્યું એટલે મહારાજ કે આ બધું શું છે બગા મહારાજ મારે આજે તમને સંતોને જમાડવા છે એમ તમારા પિતાજીને પૂછીને લાવ્યા છો ઢીલા પડી ગયા ના મહારાજ मार बाप थे छाऊ ला चु य खबर पड़े ना दे तो श्रीजी महाराज बोलया बाप ने पूछा वगर लाया छो ये सीधू अमीश नहीं <laughs> पाच लई जाओ बहु दुख थे लई जाओ पाच भगा दो पाछ लो ત્યારે એની પિતાજી કોઈ સ્નાનમાન એવા હશે ક્રિયામાન એની ધર્મની પૂજા માન એ વખતે આ બધું લાવીને મૂકી દીધું હોય છે પાછું લઈ ગયા એના પિતાશ્રી કંઈક પરવા રહ્યા છે છે ને ભગાદોશી બહાર બેઠા બેઠા ઓછરીની કોરે થાંભલીને ટેકે ઓછી થઈને આંખમાં બોરબોર જેવડે આંસુ પડે આજે પહેલી વાર આવી રીતે છોકરાને હીબકા ભરી રડતો જોયો ને ગમે તેમ તો બાપ તો કરો ને એ એનું સંતાન તો કરું ને એટલે સે માથા પછાડીને રડતો થાંભલીને પકડીને આમ રડતો જોયો એટલે થઈ ગયું કે ઘરમાં દુઃખ દઈએ બરાબર છે એક આ હોય પરિવાર ને અમે દુઃખ દઈએ બરાબર છે પણ આને કોઈ પારકો મરણ થઈ ગયો અમે મહાજન કેવાય અમે ઘરમાં ઉપેક્ષા કરીએ છીએ એટલે શું અમારું કુળ જે પરંપરાનો દીકરો છે અમારો એને કોઈ બોટાદ ગામમાં કોઈ આને દુઃખ દઈ ગયું થાંભલી પકડીને મરણ થઈ ગયું એમ કારણે એલા ભગલા એ ભગા એ મારા બેટા આ શું છે તને કઈ નહીં પિતાજી હું આ સીધું લઈને ગયો હતો પણ મારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન ના પાડી દીધી કેમ તમને પૂછ્યા વગર લાવ્યો છું એટલે કહ્યું અમે નથી લેવાના હે હા હા હા આટલી બધી નીતિ હે સાચો સાચો તારો ધર્મ સાચો ભાઈચંદ ભાઈ કે બગા તારો ધર્મ સાચો જા ઝાઝા બેટા હું કઉ છું હવે હું અનુમતિ આપું છું જ્યાં જા આપીએ અને એવું જો હોય ને તો હું ભેળો આવું આવા જમવા માટે ચોખા ગીના લાડવા માટે આપણે જોઈએ છીએ જમાય તો આવે છે માથા પછાડે ત્રાગા કરે છે ખાવા માટે ચીપિયા પછાડે છે લોહી લોહાણ થાય છે અને અહીંયા પાકા સીધા સામાન આપીએ અને પાછા મોકલી દઈએ બાપને પૂછ્યું નથી એટલે અને પાછો હું તારો વિરોધી કોઈ એને પૂછ્યા વગર ન સ્વીકારે વા ધન્ય છે આવાથી જ સમાજ ઊંચો આવે આવાથી જ ધર્મ ઉજળો થાય આવાથી જ પ્રજાનું કલ્યાણ થાય આમ તો બુદ્ધિશાળી પારખી ગયા કે આ નૂર જુદું છે લેલા ભગા હવે હું તને કોઈ દિવસ કનડી નહીં બસ તું તારો ધર્મ પાડ ધીમે ધીમે ગુણ આવવા માંડ્યો અને થયું પણ શું ભાઈ કે નવું પરિણામે એને કોઈ સંતાન જ થયું નહીં સ્વીકારી લીધા ખાધું પીધું પણ ભગાતોશી સહન કેટલું કર્યું અને સહજાનંદ સામે જોવો કેવી નીતિ કેવી પ્રમાણ વાય ઉપલેટા ના દાંત લઈ આવીને મહારાજ પાસે મૂક્યા તો એમણે કીધું કે ક્યાંથી લાવ્યો હતો કે મારા રસ્તા એક બાવળીઓ હતો તે કાપીને લઈ આવ્યો એ બાવળીઓ મહારાજ તમારો ના ના ખેડૂત નતો ખેડૂત ને પૂછ્યું હતું તો કે ના પૂછ્યું નતું જાવ પૂછા વગર તમે આવો મારા મોહન આવા આવા તો ઘણા ગુણ છે પણ આવા गुणों लीधे पेली दृष्टिए सहजानंद स्वामी सबने मीठा लगता एटले प्रेमानंद स्वामी कहे ये मारा मोहन मिठड़ालाल आो जो तारी मूर तीर लोल आगनी शुक्रवार सहजानंद स्वामी महाराज